સહજાનંદ રસ અનુપમ સારો સહસ્ર મુખ ગાય નિગમ નેગલ ચરણ નકશિખ પ્રેમ સખી ના ના વરણિવે શરમીય દર્શન મંદહાસચિિરા પૂજિ સુરનરોનંદ નન વિચિ મુખં કરોતિ વાચાલ પંગો લંઘય તે ગિરી યપાતમહ વંદે પરમાનંદમાધવ શ્રીસ્વામિનારાયણ નમો નમ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણપુરુષો નમો નમ સજાનંદસ્વામી મહારા પૂજ્યપાદ પુરાણ સ્વામીજી પૂજ્યપા બાલ સ્વામીજી પૂજ્યપા શ્રી સ્વામી સર્વે સંતો સત્સંગી બંધુ બંધો સજાનંદ રસરૂપ અનુપમ સારો લે ને ભજતા છૂટે ફે पार पोध सहजानंद रसरूप अनुपम सार ने रेलो प्रथम पंक्ति में प्रेमानंद स्वामी वंदना करे छे बंदु सहजानंद जे सहज स्वरूप सहज आनंदमय छे अने सहज सहजपणे अनेक ने आनंद आप सहजानंद स्वामी ने बंदूँ रसरूप मूर्ति है सहजानंद स्वामी जीवन शुष्क नहीं जेवा शांत रसि भरपूर है एटलाज रमूजी है एवं बीजा रसों दर्शन है नवरसमो मूर्ति नव प्रकार तरफ खेची सुख आपू एवं रसरूप सहजानंद जी ने वंदू अनुपम सहजानंद स्वामी अनुपम छुपम छु। एटे जी कोईनी नपाय <coughs> थोड़ा अपने आगला प्रवचन में कहूत अँ तो एक खाली थोड़ी एक बात इशारा पूर्ती महाभारत में तुम जुओ के भगवान श्री कृष्ण संजय ने दिव्य दृष्टि आपी थी कि जे दूर बैठा महाभारत महाभारतनी घटना ने जी शकता पे अढ़ार दिवस पूरती थी પછી કોઈ કિસ્સો જાણમાં નથી ત્યારે સહજાનંદ સ્વામીએ અનેક નાના નાના બાળકો બાલિકાઓ અનેક સ્ત્રી ભક્તો અનેક પુરુષો અનેક ગ્રહસ્થો અનેક સાધુ એની નિરાવરણ દ્રષ્ટિ હતી અને આ જીવન હતી સેંકડો દૂર सैकड़ों माइल दूर सहजानंद जे लीलाओ करता होने निहता अनेक स्त्रीओ सधिनिष्ठ पुरुषों समाधिष्ठ न बाक समाधिनिष्ठ ना समाधिनिष्ठ एट घी समाधि ऊँची बातों अपने समझाई यी कि चाहे तर नी प्राण लीन करोकांतर लोक में गति करें વૈકુંઠ ગોલોક અક્ષરધામ સુધી મહારાજ પાસે જાય સંદેશા લાવે લઈ જાય નાના નાના બાળકો આ બધું કદાચ એક બાજુ મૂકીએ પણ સજાનંદ સ્વામીએ સંતોને સત્સંગ વિચરણ માટે લાકડી આપે અને લાકડી દ્વારા અન્યને સમાધિ થાય રૂમાલ આપે રૂમાલ જોઈને સમાધિ થાય આ લાકડીમાં રૂમાલમાં ઐશ્વર્ય મૂક્યું વડોદરાના શેખજીની દાઢી માં સમાધિનું ઐશ્વર્ય મૂક્યું શેખજી કોઈને કહે દેખો મે દાઢી એટલે સમાધિ થઈ છે લોક લોકાંતર ને નિહાળે પોત દર્શન કરે બસ આ ત્રણ વાત જ આટલી કેવી છે કઈ લાકડી રૂમાલ અને દાઢી એ પાછી મુસલમાનની દાઢી આ ભાગવતાદિ પુરાણો છે ને અઢાર એમાં સાત મનવંતરની કથાઓ છે તમારે સાતે મનવંતરની કથાઓમાં તપાસી લેવાની અનેક અવતારોની ચરિત્ર કથાઓ છે જો ક્યાંય કોઈ અવતારે આવી રીતે અન્યને આપ્યું હોય જળ વસ્તુઓમાં એ તમને જો દેખાય એ જ ઘડીએ સહજાનંદ સ્વામીના નામ ઉપર મારું માથું કાપી હું તમને આપી દઉં આ સહજાનંદ સ્વામીની અનુપમતા છે આવી તો ઘણી છે એટલે તો પછી સાર લખ્યું છે અનુપમ સાર સાર એટલે અંતિમ તત્વ સર્વાધાર સર્વકાર જેનાથી પર કોઈ નહી અને એની આગળ શબ્દ જ મૂક્યો અનુપમ સાર અનુપમ એકમેવા દ્વિતીય બ્રહ્મ લોયાના ચૌદમાં વચના વ્રત માં મહારાજે કહ્યું કે એ પુરુષોત્તમ નારાયણ જેવા એ એક જ છે બીજો કોઈ એવો થવાને સમર્થન એને પેરેલ નથી તો ઓવર્તની વાત જ ક્યાં છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ હવે એનું રીતે બહુ વિવેચન ઊંડું કરવું હોય તો એમાં માધુપુરી સ્વામી બેસવું પડે એ સમજાવી શકે બે દિવસ પેલા મયારામ ભટ્ટના અર્થો કર્યા જુદા જુદા હું બેઠો બેઠો સાંભળતો મને વિચાર આવ્યો કે સહજાનંદ સ્વામીના એક ભક્તના નામના અર્થ બોધ અંત આવતો નથી તો સહજાનંદ સ્વામી સ્વરૂપ બોધ અંત ક્યાંથી આવે એવા અનુપમ મૂર્તિ સારરૂપ સહજાનંદ સ્વામીને હું બંધું છું એના વિશે આગલા પ્રવચનોમાં વાત થઈ છે આજે બીજી પંક્તિ છે જેને ભજતા છૂટે ફંદ કરે ભૌ પાર ને લોળ એ અનુપમતા फंद एट फास्लो फसावा रचेलू कारस्थान एने फांसलो कह फंद कहवा आ शिकारी लोग ससला ने पकड़वा हो तो एना रस्ता में जाट पी ससलाओ बगाड़े ससलू दौड़े पेली जा કાણાઓમાં એનું માથું ફસાઈ જાય પકડી લે ને મારી નાખે હરણને માટે પણ એવી લોખંડની જાળી ઘણી જગ્યાએ બિછાવી દે હરણ દોડે અને ફસાઈ જાય પકડી લે મારી નાખે ઉંદર પકડવાનું પિંજરું તો તમે જોયું જ છે ને પ્રયોગ કર્યો હશે એ ફસાવવાનું એને ફાંસલો કહેવાય આ સિંહ વાઘને ફસાવવાના પણ બકરું મૂકે અને પકડી લે पेली फिशिंग करें मछलीओ पकड़वा लोटनी पेली गोली होर भयंकर काटो जम डूबेली मछली पेला काटा ने लॉट खावा माटे, तड़पे पकड़े काटाओ मुख में भराई जाए मछली मरी जाए आ बधाने शू कहवाय पक्षीओं ने मटे जाड़े वाने पेला मटलाम चना नाखे હાથી ને માટે ખાડો કરે છે આ બધા ફાંસલા છે આ ફાંસલા છે ને આપણને સમજાઈ જાય પશુ પક્ષીના પણ આપણા માટેના જે ફાંસલા છે એ આપણને સમજાતા ફાંસલામાં પીડ્યા હોય છતાં પેલા પક્ષીઓની જેમ પારાધી આવે છે झाड़ बिछाव दाणा नीवो माया ये जुदा जुदा फांसला रचा पंच विषय रूपी शब्द स्पर्श रूप रस, रसगन स्त्री धन मान प्रतिष्ठा आबरू एवो आ बदे सत्ता फा पशु पक्षी फ व्यथा लक चौरासी गर्भवास चिंता को बोल चिंता हो तो पीछे જીવનમાં બલાવ થઈ જાય અને ફાંસલાનો પાછો રૂપ છે જોવા જેવું એક તો ફાંસલો દેખાય નહીં એ પેલું હરણ પેલું સસલું દોડતું હોય એને કઈ જાળી દેખાય નહી ફાંસલો એક તો દેખાય અને જો દેખાય તો સમજાય નહીં માછલીને દેખાય છે પણ એને સમજાતું નથી મને ફસાવા માટે છું આ તમે પરણવા જાઓ ત્યારે લગ્ન મંડપ છે શું છે દેખાય છે ફાંસલો પણ સમજાય છે એ તો હકીકતમાં ફાંસલો જ છે એટલે તો વરરાજાને ઘોડા ઉપર બેસાડે છે હજી ચાઉસ છે ભાગી જવું હોય તો એક તો ફાંસલો દેખાય નહી દેખાય તોય દેખાય તોય સમજાય નહીં સમજાય તો એમાં એવું આકર્ષણ હોય કે સગાઈ થાય લગ્ન થવાના આવે તો કુએ પડવા જાઉં છું લે જો જાણે છે છતાંય ત્યાં જ ફસાય આ વિશ્વામિત્ર કઈ મૂઢ હતા મેનકાશ્રા આવી તપ કરતા હતા તે ઓળખતા નહોતા એ આ મેનકા છે આ પૃથ્વીની નથી આ મહિલા પૃથ્વી લોકની નથી સ્વર્ગ લોકની છે ઇન્દ્રેજ મોકલી હોય જાણે છે જ્ઞાની છે વિદ્વાન છે તપસ્વી છે છતાંય આકર્ષણ એવું ફાંસલાનું કે એમાં વિશ્વામિત્ર ફસાય અને તપભ્રષ્ટ થાય સમસ્ત આપણી જેવા બધા જીવોની આ દશા છે કેમ ફસાય છે કારણ કે એક કારસ્થાન છે આપણે કહ્યું ફાંસલું એટલે શું ફસાવવા માટેનું કારસ્થાન માયાએ જે સુખ રચ્યું છે ને આ બધા જીવો માટે એમાં કારસ્તાન કર્યું છે આ બધી ભગવાનની લીલા છે ને એ સુગર કોટેડ બનાવ્યું છે કડવી ગોળીઓ ને ઉપર મીઠું પડ હોય ને બસ ઉપર એટલું મીઠું ગળ્યું ગળ્યું લાગે પણ એ આવરણ પૂરું થાય પછી ધીમે ધીમે તમે જેમ જેમ ઊંડા ઉતરો આ સનાતન સત્ય જેમ જેમ સંસારના સુખમાં શરૂઆતમાં મીઠું કોઈ પણ પ્રકારનું કોઈ પણ એક્સ વાય આ કારસ્થાન છે આ ફાસના સ્વરૂપ છે ઉપર શુગર કોટેડ એ થોડું પાતળું પડ પૂરું થાય પછી જેમ જેમ એમાં ઊંડા ઉતરો એમ ભયંકર કડવું ભયંકર ભૂસું જ નીકળે બીજું કશું જ નીકળે નહીં અને ભગવાનનું સુખ છે એમાંય ભગવાને થોડી યુક્તિ કરી છે એ સુખને મોડું રાખ્યું ઉપર ઉપર સ્ટફલેસ અનપેલેટેડ કોઈ ઉપર મીઠાસ નહીં બીટર પોટેડ ન કહીએ પણ છતાંય ઘણાને બહુ કડવું જ લાગે નાથમાં માળા મંદિરે લઈ જાઓ સત્સંગમાં બેસાડો તો કડવું ઝેર જેવું લાગે પણ સારી ભાષા ભગવાનનું સુખ ઉપર ઉપર મોડું પણ અંદર ઉતરો મહારસ મહા આનંદનો દરિયો મહા સુખ ખોવાઈ જાય એટલું સુખ આ વસ્તુ સનાતન છે બસ જો આટલું સમજાઈ જાય તો આપડે ભાવપાર થઈ જાય એટલી જ આમાં વાત છે લો પણ ફાંસલા એવા એટલું બધું સંસારનું સુખ ઉપર મીઠું મીઠું કોટે પ્રાઇમરી સ્કૂલમાં સાહેબને એક જાણવાની ઈચ્છા થઈ કે છોકરાઓને પૂછીએ કે તમને અરસપર કોની કોની સાથે નફરત છે અને એક પછી એક ઊભા કરે બોલ મનુ કોની સાથે નફરત તો કે સાહેબ મારે પહેલાં કાંતિ સાથે બોલ કાંતિ તારે કોની સાથે તો કે મારે પેલાં મનોજ સાથે બહુ મનોજ તારે કોની સાથે નફરત તો કે મારે પેલા કમલેશ સાથે એક છોકરો ઊભો થયો સાહેબ તારે સાહેબ કે તારે કોની સાથે નફરત છે પેલો છોકરો કે સાહેબ મારે રાજારામ મોહનરાય સાથે ભયંકર નફરત છે એ લા રાજ મોહનરાય મરી ગયું એને દોઢસો વર્ષ થઈ ગયા તારે શું એની સાથે નફરત હતી ઊગીનું ઊભો છો છો સાતમું આઠમું ભણે છે ને તારે રાજારામ મોહનરાય ઘણા સાધુ અખતરો કરતા હોય એને તમે અમે કહીએ ને તારે સાધુ થવું છે કોઈ અમારી રીતની ખબર નથી તોય ના પાડે અને એને પૂછીએ તારે લગ્ન કરાય છે એમ આ જીવમાં આકર્ષણ કરી ગયા તમે જોઈ ખબર નથી કેટલું આકર્ષણ મૂક્યું છે માયા હો અવર્ણનીય છે જેમ અનિર્વચનીય માયા છે ને એવું આકર્ષણ પણ અનિર્વચનીય છે આ લગ્ન છે ને એવો કિલ્લો છે જેમાં બાર છે ને એ લોકો અંદર ગરવું છે અને જે અંદર છે ને એને બહાર નીકળવું છે આ પાછલા છે ને એને અંદર કરવું છે મેં કીધું કેમ છે મને કે દસ હજાર પગારદાર રસોઈયો રાખી લેવા પણ લગ્ન ન કરાય લે હવે એને નીકળવું છે તમે પેલે સત્યવાન અને સાવિત્રી વાત સાંભળી છે સાંભળી છે સાવિત્રીનો પતિ સત્યવાન મરી ગયો યમરાજ લઈ ગયા તો પાછળ પાછળ ગઈ સાવિત્રી અને યમરાજ પાછી એના પતિને સત્યવાને છોડાવીને લાવી કથા સારી છે ને એક જણા એનો અર્થ કાઢ્યો તમે ચક્કર ખાઈ જાઓ કે જો દેખો દેખો પતિ પત્નીના ત્રાસમાંથી પત્નીના ત્રાસમાંથી યમરાજ પણ છોડાવી શકતા નથી ત્યાંથી નઈ પાછો નીકળવું છે પણ નીકળાય નહીં જલ્દી ઘુસી એકાઉન્ટ લખે છે ત્યારે અમારા અમરેલી ના વલ્લભ બાપા હતા ઓફિસ માં બેસ્ટ એને પત્રિકા હતી વલ્લભ બાપા કઈ ખાવા થાય ભાઈ આ ક્યાંક છે મને થોડો ડખોડી લેવા દોરિ અંદર છે ને બહાર નીકળવું છે અને બાર છે અંદર જવું છે એક બાપાએના છોકરાને કીધું કે છોકરા હિમાલયમાં ભાગી જાય છે ગિરનારમાં રખડજે ન ફાવે તો જંગલમાં ભભૂતી ચોળી રખડજે કંટાળી જાય તો ગિરનારની ટૂંક ઉપર ચડીને ત્યાંથી કૂદીને આત્મહત્યા કરી લેજે મતલબ કે ભેરો જપ ખાજે પણ લગ્ન કરતો નહીં ત્યારે છોકરાએ કીધું ભલે બાપુજી હું પણ મારા દીકરાને આવી જ સલાહ આપીશ આકર્ષણ છે દેખાય તો સમજાય નહીં સમજાય તોય ફસાય જાય આ સંસારમાં સ્ત્રી પુરુષોનું એટલું આકર્ષણ મૂક્યું છે તમે જુઓ મંદિરમાં જાય ને પૂજામાં બેસીએ મન એકાગ્ર થાય નહીં ઠાકોરજીમાં સુખ આવે નહીં ગમે એટલી માનસી પૂજા કરે તો ક્યાંય ભાગી જાય અને સ્ત્રી પુરુષનું આકર્ષણ કેવું મૂક્યું એકાકાર થઈ જાય ખોવાઈ જાય તોમાં જાય ખબર પડે ને ખાલી ફોનમાં આ સગાઈ થાય ને છોકરા છોકરીને સૌથી મોટો ફાયદો કોને મોબાઈલ વાળાને એકાકાર ભાન ભૂલી જાય એ આ કારસ્તાન છે ફાંસલો છે પણ ફાંસલો સમજાતો નથી મીઠો લાગે છે ફાંસલામાં કામ મત હોય ને આખી જિંદગી જથ્થા હોય મરી જાય તો સારું સમજે ગયા પણ ઘણી વાર આપણને વિચાર થાય કે આ સિંહ જેવું પ્રાણી વનરાજ સિંહના ગાળા ગ્રજવે એને ફાંસલામાં ફસાવીને પછી સરકસમાં રિંગ માસ્ટર જે બિલાડાની જેમ કામ કરતો કેવી જથા કહેવાય પક્ષીને પિંજરામાં પૂરી દે એમ ક્યાંક ક્યાંક આપણે જોતા હોય ને ત્યારે એમ દયા આવે આ જેલ જ છે ને એને ખાલી સારી ચણ ખાવા ગયું આખી જિંદગી સ્વાદ છે હકીકતમાં તો ભયંકર દુઃખ છે ફાંસલો સમજાય તો ભગવાનથી દૂર લઈ જવા છે માયા ને ભગવાનથી દૂર લઈ જવા છે એટલે આ બધું કારસ્થાન છે પણ જીવ સમજતા નથી આ મોટી વ્યથા છે એટલે તો આમ છોકરો મોટો થાય તે મા બાપને કેવો હરખવાય અને કેવા લાડે કોડે પછી લગ્ન પત્રિકાઓ કેટલો ખર્ચો કેવી ધામધૂમ કેવા પરણાવો માટે ઉતાવળ પછી ભલે પછતાય ઉતાવળ કેવી અને છોકરા ઉતાવળમાં કેટલા આમ રૂપિયાનો ખર્ચ કરે ઘણા તો કરોડો ખર્ચી નાખે અને એ સુગર કોટેડ સંસાર તમે જુઓ સમૂહ સૂત્રું કેટલા દિવસ એક એકનો અનુભવ આમ આમાં કોઈ બકાત નહીં માયાનું જે કહ્યું ને સનાતન સ્વરૂપ છે બહુ જાજુ તો નહીં કહું સાધુ દાવે જાજુ કહેવાય ગઈ પણ થોડું એ નવા નવા પરિણામ હોય ને પછી વેલા જમાડતા હોય કોણ એના પત્ની આ બેઠો હોય પાટલા ઢાળી દીધા રંગત પાટલો અને જાત જાતની વાનગી બનાવે રોજ નવી નવી બનાવે આવડતી ન હોય ને તો બુક જોઈ જઈને બનાવે અને એ બધું લઈ આગ્રહ કરીને પીરસે એક હાથે પીરસતા જાય એક હાથે વીંજડો નાખે ભલે શિયાળો હોય પતિ ભક્તિ એકાથે આમ આગ્રહ કરી જમો ને અરે પણ કેટલું હોય શું તમે ઓછું જમો છો મારો જીવ બળી જાય છે પાંચ લાડુ ઉલાડી ગયો કેટલું ખાવાનું તું શું જાણે મને પણ આગ્રહ કરીને જમાડ્યો એકાથે પંખો ને એકાથે પિરસ્તા એમાં થાળીમાં કસ્તર દેખાય તો આમ લઈને ખળિયામ દૂર નાખ્યા આ શરૂઆતનું સ્ટેજ થોડો વખત જવા દો ત્રણ વસ્તુ બંધ થઈ જાય એક તો નવી નવી વાનગી બંધાવવાનું બનાવવાનું બંધ રેગ્યુલર ફૂડ ઉપર આવી જાય દાળ ભાત શાક રોટલી પંખો તરત બંધ પાસે બેસે આગ્રહ કરવાનું બંધ એના પિયરિયાની વાત ખોલે મારા બાપુજી આમ મારા ભાઈ આમ હમ અને ઓલો મીંઢથી સાંભળે જાય ક્યાં અને એમાં કસ્ટર દેખાય થાળીમાં કચરો દેખાય તો અડે નહીં દેખાડે જો ત્યાં પડ્યું જરા લઈ લેજે ને મનોજ લઈને થાળી બાજુ કોર્યા મૂકી થોડો વખત જવા દે એટલે વળી પાછી એક બાબત બંધ થઈ જાય શું પાસે બેસીને પીરસવાનું બંધ લાવી લાવીને પીરસે તો નાનું મોટું કામ કરવા વૈયા ખોટું હોય કે કારણ કે આ જે વીતી ગઈ છે ને બધા હા પાડે છે એમાં પીરસો આવે ને કસ્તર દેખાય એટલે કે કોડા જેવી આંખો છે આ કચરો નથી દેખાતો માંદું પડે પછી છેવા કોણ કરે ધ્યાન રાખતા નથી તે હવે હશે ભાઈ દેખાય ન દેખાય જાઓ જાવ જાઓ થોડો વખત જવાય પીરસવાનું બંધ જોઈ લેજો એ હાથે લઈ લે અથવા તો બૂમ પાડીને કેવું પડે હવે રોટલી લાવો શાક લાવો દાળ લાવો ભાત લાવો લાવવો માગવું પડે માગ એને ધુઆ થાય દઈ છે ચોંટી પીડા અમારે બીજા કઈ કામ હોય કે નહી જયારે આવે ત્યારે ખાઉ કરતો ભૂખ્યો રાક્ષસ જાણીએ તમ માંથી રાક્ષસ થઈ ગયો ભૂસું નીકળ્યું હજી થોડો વખત જવા પેલા ફાંસલો સમજી પછી આગળ જવાશે ને તમારો સમય છે ને તો વાંધો થોડો સમય જાય એમાં શું થાય એક જણા દાંત પડી ગયા પૂછ્યું કેમ પડી ગયા ઘરવાળી હતી દાંત પડી ગઈ તો પેલો કે ના પાડી દેવી જોઈ ને એટલે ના પાડી હોતો તો બત્રીસ પડી જાત આ ત્રીસ બચાવવા માટે ચાવી ગયો જોયું હજી થોડુંકવાયું સમય પછી એ બે જણા પછી ક્યાંક દેવસ્થાન પછી ક્યાંક અશાંતિ થઈ કે ઘરમાં એટલે પછી દેવસ્થાને નીકળે બાકી તો બધા કાશ્મીર જવું છે શિમલા જવું છે એટલે સ્વિટરલેન્ડ જવું છે હપ્તા ભરી ભરીને જવું છે અને પછી આવું બધું ગોતે ચડે ને પછી દેવ મંદિરો ગોટે શીતલાઈ માતાથી શામળા ઠાકોરજી સુધી દોડે પણ ઓયલો જોયા કરે બધું બેટો ફસાયો છે એટલે પછી તો એ દેવસ્થાનોમાં ફરતા હોય એમાં એક જગ્યાએ ગયા ત્યાં કૂવો હતો ત્યાં લખ્યું હતું અહીંયા તમે કોઈ પણ માનતા માનો એ તત્કાળ ફળે છે એટલે પુરુષે એક રૂપિયાનો સિક્કો નાખવાનો સિક્કો નાખ્યો મનોમન કાંઈ માનતા માની પૂરું કહ્યું એને પત્નીને કીધું કે તું માનતા માન એટલે પત્નીએ સિક્કો લીધો કાંઈક માનતા માનવા ગઈ કોણ જાણે શું થયું લપસી ઊંધે માથે કૂવામાં ગઈ અને ઓયલો પતિ બોલો ઓનતા પેલી વાર જોયું આ સંસારના ફાંસલાનું સ્વરૂપ છે ઉપર સુગર કોટેડ અને કદાચ કોઈ આમ ના મરે તો એ મરવા જેવી અવસ્થા જીવતા હોય એટલે કેવું છે તમને આમ કહું હજી આ ટેબલ ફેન જોયા છે ને તને એના જેવું છે ટેબલ ફેન રાખ્યો ને ખૂણામાં એટલે બે ત્રણ વાત જોઈ લ્યો ને પૂરું થઈ જશે બસ કેવો ચાલે આમ શરૂઆત ખબર છે ને આમ થોડો વખત જાય ને ચાલુ કરો ને શું કરે ખબર પછી ડગ આવી જાય ભલે થોડો વખત જાય ને એટલે પછી જો શું થાય અને પછી થોડો વખત જાય એટલે જોઈ લો શું થાય બહુ બૌકરતા હોય ને એને આ બધી નિંદાઓ સારી ના લાગ્યો આ બધી સ્ત્રીનું ના ધન નું બધું બધું આવશે એને તેમ લાગે સાધુ સંતો સભામાં જાય એટલે અત્યારે દુખ છે શું દુઃખ છે સાધુ સંતોના ઋષિઓના વેદ ઉપનિષદ ને સમજવા માટે થોડા હટકે ચલો સ્ટીવ જોબ હોય ઇન્સોસિસ નારાયણ મૂર્તિ હોય કે નિર્મા હોય ધીરુભાઈ અંબાણી હોય એ બધા ચાલ્યા ગાડરિયા પ્રવાહની જેમ જ નાની હાટડી માંડીને જીવ્યા હોત તો આ ન થાત તો પોતે કઈ લૌકિક રીતે ન પામ્યા હોત ને દુનિયાને પણ કંઈ ન આપ્યું હોત પ્રવાહ છોડીને ચાલુ પડે એ તો તમે સમજો ને એમાં અધ્યાત્મ જગત એવું છે ઋષિઓ એમ કહે છે થોડા હટકે ચલો આ છોડીને જવો પછી કેવો મહા આનંદ અને કેવો પરમાત્માનો રસ મળે છે થોડા હટકે ચલો મહારસ મહાઆનંદ ચૂકી જાય છે સ્વપન આવવાનું છે પછી એટલે એ દ્રષ્ટિએ સમજજો એનો અર્થ એવો નથી ગ્રહ થવું નહીં સંસાર માંડવો જ નહીં ફાંસલા સમજવાની વાત છે બાકી તો તમે ગ્રહસ્થ થાવન્યાસી થાવન થાવવા માટે કરીને આજ સમજવાનું છે માયાના ફાંસલામાં આવવું નહીં ચવનઋષિ તપ કરતા રાફડો તો ખાલી બે આંખીઓ આમ જ દેખાતી એમાં શરિયાતી રાજા નીકળ્યા લાવ લશ્કર સાથે એની દીકરી કાંતા એમને જરા આંખો તગ તગતી જોઈતી એને કઈ કુતુહ લાગ્યો ભોંકાવી પણ એટલી વાર ઋષિ એ રૂપ જોઈ લીધું અને ફસાય ગયા લ્યો ઝાડા પેસાફી માંગી તો કીધું કે જેને મારી આંખો ફોડી એને સાથે મારા લગ્ન કરાવી દે જો બોલો ફસાયેલ સંન્યાસી હતા સાધુ હતા ઋષિ હતા તપ કરતા હતા ભયંકર ફાંસલા છે એ ફાંસલા સમજીને જે નીકળી જવું અનાસક્ત થઈ જવું ભલે જ્યાં હોય ત્યાં નિષ્કુળાનંદ સ્વામી શું બધા શાસ્ત્રો કે છે કે આ બધા જીવો જે ગર્ભવાસ લમ પૂરી ગાંધીન કુતરા બધા ધરે છે વાસના છે એમાં ફસાયા છે એટલે જતા જતાય ગણાય રોકાઈ જાય સ્ત્રી શક્તિને લીધે શ્રીજી મહારાજે પણ કીધું છે સ્ત્રીની વિશે બેઠા ઉઠે વાસના જીવતા મરી નહીં સુખ નહીં આ સનાતન સત્યો છે ये समझी याद रखें कई कहवा ये फांसला कोई रीते ना छूटे ये हिंट प्रेमान स्वामी आपे के, आ सहजानंद स्वामी ने यह दौसौ वर्ष पहला दौड़ सौ वर्ष पीत नहीं करता आ साम बैठा है सहजानंद स्वामी ने लगता लगता है जेने भजता छूटे फ नजरे जो आ संसार फांसला खरी जता एने हूँ वंदन करुचु કેટલું ખડું ચિત્ર થયું છે એમને સાંભળનારાવીસ માં રવિવાર નો દિવસ હતો તે દિવસ વૈરાગી થવાના ઇરાદે ઇન શોર્ટ આપણે વાત લઈએ છીએ અને જયારે ત્યાં આવતા હતા ત્યારે એની પાસે કેટલી મિલકત હતી નેવું રોકડી સોના મહોર ચાલીસ રોકડા રૂપિયા સોળ ઘોડા સાત ઊંટ ચાર બળદ એ બધો એનો રસાલો ખેંચે અને સો માણસો તો આ બધા રસાલા સેવકોની રક્ષા માટે આટલું લાવ લશ્કર એમની સાથે ફરે એટલા બધા ઘરેણા ઘોડાના ઊંટના પાથના પગના સોના ચાંદી હીરા ઝવેરા આ ઢળક એ તો ગાડાઓમાં ભરેલું બધું અને પાછો વડોદરા પાછો ઓફર આવે આવો એટલે પચીસ ગામ ભેટ પગ મોકલ એક કરોડ રૂપિયા રોકડાના લાડુદાંજીના ચરણમાં મારી સાથે બે તાજ ની ખુરશી પડે રહેવા માટે હવેલી સુંદર મજાનો બાગ હાથી ઘોડા માગો આટલી અને બે કન્યાઓ સાથે સગપન થઈ ગયેલું એ લાડુ દાનજી સહજાનંદ સ્વામી પાસે આવે અને ક્ષણ માં ભગવા પહેરી લે એ સહજાનંદ સ્વામીની તાકાત ઐશ્વર્ય મુક્તિ જેને ભજતા ભજતા ભજન કરવું ને કરવો બંને અર્થ શું એ નયન કટાક્ષ છે સંસારના ગાળિયા ખરી ઓહો એટલે અદભુતાનંદ સ્વામી કલ્યાણ દાસ પરણવા જાય ને ન્યાયના મામા અજા પટેલ ને કાગળ મળે સહજાનંદ સ્વામીનો કે કાગળ મળે એટલે નીકળી જાયજો સુરા સોમ્યા માતિયા માલૈયા અલૈયા હવે એમાં આદિ શબ્દમાં કલ્યાણદાસ નીકળી ગયા એ પરણવા ગયા છે મરજીથી ગયા છે ખુશીથી ગયા છે કોઈ વૈરાગનો ભાવ કઈ લઈ નથી ગયા અને છતાં એમના મીંઢળબંધા નીકળી જાય અને એટલું પર્યાપ્ત નથી એ તો બહુ કદાચ સરળ છે હૈયા માંથી નીકળી જવી ને એ દુષ્કર છે અને એના કરતા વિશેષ તો જોવો એ બ્રહ્માનંદ સ્વામી પાછા જુનાગઢમાં પેલા કામી ઘોડા ઉપર હાથ મૂકે ને ઘોડા કામ બાળી નાખે એ તાકાત પ્રગટ થાય એટલે પ્રેમાનંદ સ્વામી લખે છે જેને ભજતા છૂટે ગાળિયા છૂટી ગેતા મેં નજરે જોયા કેટલા વર્ણવું એને તો શું શું થતું હશે સહજાનંદ સ્વામી જોઈને એ સલોણી મૂર્તિ ને જોતા જોતા શું થતું હશે આ હા હા હા એને પરોક્ષ નતું એ પેલા મેથાણ ના અમરબાઈ ને ગોવિંદા વરઘોડિયા છેડાછેડી બાંધી છે પગે લાગે મહારાજ કે તમે ભાઈબેન લાગો છો વાત પૂરી થઈ ગઈ લો એટલે હાથે કઈ થતું જ છે કઈ ઘરે જ નક્કી કરે આપણે ભાઈ બેન ગાળિયા છૂટેડા ગરડાની પાછું છે એમાં દાનભાઈ આહિર નવા નવા સત્સંગી પછી પત્ની સત્સંગીત ચાલો ગરડા મહારાજ દર્શન કરી આવે પહેલી વાર આવે છે ગરડામાં જેવા આવ્યા એટલે જે સાધુ એમણે કીધું મહારાજ આ આપણા નિંગાળાના દાનાભાઈ આહિર એ નવા સત્સંગી થયા શ્રીજી મહારાજ એ ક્યાં નવા છે એ તો બહુ જૂના છે અરે મારા આ નવા હમણાંથી ના રે ના એ તો બહુ જૂના સત્સંગી છે જૂના અમારા હરિભગત છે કેવી રીતે જૂના કૃષ્ણ અવતારમાં બહુ જૂના છે આટલી જ વાત ઘરે ગયા ને એમણે કીધું દાનભાઈ ની ઘરવાળીને મને ગોપ કહ્યો હવે સંસાર હરામ છે તારે જવું હોય જાય છે તો કે મને ગોપી નથી કીધી હું એમ જ ભજન કરીશ ઓ વાત પૂરી જીવ લાડુભાઈ એ રાજભભાઈ ગામડે ગામડે ગામડે ગામડે શ્રીજી મહારાજ ને કાગળ લખી લખીને કેવું પડે પરણીને પ્રભુ ભજો પરણીને પ્રભુ ભજો દોડવું પડતું સહજાનંદ સ્વામી આના માટે કે સંસારમાં રેજો દોડતા ગયા ધુઆ ગામમાં ત્યાં ઠાકુરદાસ ધનુભાઈ ને મહારાજે બે ત્રણ પેલા પરોક્ષ એની વચ્ચે જોઈશે કે નહી આવી વાત પર પ્રભુ ભાજપ રામબાઈ ઝીંજાવ લગ્ન મંડપ આવી ઘટના પેલી ને છેલ્લીઓ આવું સાહસ બિરાઈ બતાવ્યું હોય પરણવા બેઠા વારે વાર ગૌરવ મહારાજ પૂરું ક્યારે થાય છે તો ફેરા ચાર પૂરા થાય ત્યારે ચાર ફેરા પૂરા થયા પૂછું લગ્ન થઈ ગયા તો થઈ ગયા કારણ કે મહારાજે કાગળ લખ્યો તો પરણીને પ્રભુ ભજો પરણાઈ ગયો અને હાથ ગરણું કરવા માંડ્યા ને પછી એ રામભાઈ બધા અલંકારો ઉતારી પેલા વરરાજાના પગમાં લે ભાઈ એક બેનનું મારા તરફથી તને ભેટ અને રામભાઈ નીકળી ગયા आखी जिंदगी घटड़ा रहा जीव बा लाडूबा सेमबाई नाम आए आ, आ रामबाई के भक्त के छूटे ये भाई बहु करिभक्त जाणु छु ये संसार में है स्त्रीओं वे એના હૈયામાં સ્ત્રી પ્રવેશતી નથી આ સહજાનંદ સ્વામીનો આજનો કળયુગનો પ્રતાપ દેખો હૈયામાં સ્ત્રીનો ઘાટ નથી થતો ગુણ સાધન તે નહી હોય તું મરી કૃપા પ્રભુ પાડે હજી ખરેખર સહજાનંદ સ્વામીનો પ્રભાવ પ્રતાપ એ નથી જાણી શકતા અતિ અદભુત અતિ અદભુત મૂર્તિ આજે પણ આ બધા ફાસલા ટળી જાય પણ પેલી શરત એ છે કોને છોડવા ઉલટા ને ત્યાં માગે મહારાજ ગોઠવાતું નથી અને હનુમાન ચાલીસા ને પાઠ કરે લગ્ન માટે ઓલું બાલ બ્રહ્મચારી થાતું હોય તો છૂટી જાય એક તો ઈચ્છા જ નથી પણ જો ઈચ્છા હોય આ ફાંસલા છોડવાની તો આપણા તાકાત થી કશું થતું નથી આ માયોનો ગાળિયો છે પણ એવા ભાવથી શુદ્ધ આશ્રયથી અને સમર્પણ ભાવથી સહજાનંદ સ્વામીની સામે જોઈએ રાખે ફાંસલો ગયો એ કલિયુગમાં સહજાનંદ સ્વામી નો ગર્ભાવ છે સમજાય તો સમજો ના સમજજો તો કઈ જવા આશ્રયમાં સમર્પણ ભાવ જોઈએ એક બસ કેવો બિલાડીના બચ્ચાની જેમ પગમાં પડી જાવ આપણે ભગવાન દોડતો થઈ જાય પણ અઘરા હોય ને તો સમર્પણ બિલાડીના ભગવાન દોડે આ આમ જ છે આમ જ છે આમ જ છે બસ આવડે તો થાય અને એ આવડે નહીં આપણાથી આપણે કોઈ બાપની આપણી તાકાત નથી આવડે એ જ કૃપા કરે તો જ આવે નેગેટિવ પોઝિટિવ બધું એ જ છે પણ કઈ કઈને કહેવાનું એ છે કે ફાંસલા કોઈથી છૂટે નહીં આજ કલયુગમાં ત્યારે સહજાનંદ સામેના પ્રતાપથી છૂટતા બીજો ફાંસલો છે દીકરા દીકરી પરિવાર આ બધો ફાંસલો છે છોકરા જન્મ થાય ખુશી કેવી થાય થાળીઓ વગાડે ને ઘંટ વગાડે ને સાકર વેચે કેવા કેવા જલસાદ એક દીકરો દીકરો આનંદ ઘર કલબલાલ કરતો એવું ખુશી થાય એટલે પણ જેમ જેમ જાય દિવસ જાય જો એ શુગર પછી એડમિશન ના પૈસા નું થાય અને માંડ અભ્યાસ નું થાય તો નોકરી ના મળે નોકરી મળે તો છોકરી ના મળે હે વા ફસાય બધા અમારી પાસે મોટા સંતો પાસે આવતા મારી પાસે પણ આવે જ રાખતા હમણાં પંદર દિવસ પહેલા એક બાપ આવ્યો મને સ્વામી મારે તમને મળવું છે એક બાજુ એક બાજુ હું અહીં બેહો ને મને ખબર આવા આવા આવતા હોય શું છે મને કે મારા બાબાનું એકત્રીસ હું બેઠું ક્યાંય હગાઈ થતી નથી અને પાછું બીજું કહીએ નઈ નહીં હિંમત હારી જાય દુખી થઈ જાય બાકી એલા આ દીકરા દીકરી ની લપ ના કરવી પડી એટલે તો સાદું થઈ ગયું તું આ ક્યાં વળગાડવા આવ્યો ભલા માણસ હું થતું નથી પછી હવે એને રાજી થાય કે હા બહુ સારું ભગવાન સારું કરજો ભક્ત ચિંતા પાઠ કરજો પાંચ માળા વધારે કરજો આમ કરજો આ કાલ રાતે બાકડે બેઠો તો ભાઈજી આશીર્વાદ જો બે હાથ માથે મુકો આમ જ મેં કીધું આ તો હું પણ છી આ શું છે તકલીફ આર્થિક સમસ્યા દીકરી ના કરવા છે ક્યાંય પૂરું થતું નથી આખું ઘર ચિંતામાં છે મેં કીધું અર્ધો કલાક બેસીને ધૂન કરો સ્વામીનારાયણ સ્વામીનારાયણ હે દીકરા દીકરા ના લગ્ન પેલા મોટા થતા હોય ને ખુશી થતા હોય પછી હલવાય કદાચ બધું હરકો થઈ જાય તો હું કે આવ્યો હોય એવા સામી બે દીકરા વરી ગયા પરણી ગયા ઘરમાં હોવું એક દાડો એવો જતો નથી કે ઘરમાં ઝઘડો ના થતો હોય નહીં પણ તો નોખું કરી દો ને મને કે નોખું કરી દીધું બધું વેચી દીધું પણ વેળાથી ને પાછા બાજે અને વેળા ન થાય ફોનમાં બાજે આનું શું કરવું કે હું તો ઘરેથી નીકળી જાઉં નિરાશ્રિત જ છું કે બસ ફરી રાખું ચારે બાજુ ઘર હોવા છતાં નિરાશ્રિત છું ભૂસું નીકળ્યું ને નીકળ્યું ને એક બાપા આવીને મને કે સામે મારે સર ગાડીઓ બધ અડવા નથી દેતા ગાડીને મેં કીધું આપણે શું કામ અડવું નહીં મારે ક્યાંય દર્શન આવું આમ જવું હોય તો ગાડી મને આપે તો મેં કીધું આપણે રીક્ષા બાંધીને બીજું જાઉં ને મને કે એમાં તકલીફ છે મેં કીધું શું તકલીફ છે મને કે બાંધ્યા રૂપિયા આપે આઈકામાં મહિનો પૂરો કરવાનો મારે હું રીક્ષા બાંધવી આમાં દવા ડાયાબિટીસ સાથે બધું બીપી નું બધું પૂરું કરવાનું મેં કીધું હું આવું રીક્ષા લઈને રુરૂ કરતો એટલે હું શું કરી દઉં પણ મેં એને આશ્વાસન આપ્યું મેં કીધું બઉ સારું કેવાય બાપા તમારે આ છોકરો તમને વાપરવા પૈસા તાપે છે મેં એવા ઘણા બાપાની ફરિયાદ સાંભળી છે કે ઘરમાં રહેવા જમવાના દીકરાને મહિને પાંચ આપવા પડે છે તમારે દેવું તો નથી પડતું ને આશ્વાસન રાખવું મને કે હું આશ્વાસન રાખે આમાં ભોગવો બીજું શું ફાસ અને ઘરમાં ન હોય તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે ને ભાઈ અને કાંઈ ન હોય તો તમે વાત લાંબી થાય એટલે નહીં તરતો શું છે એ જેવો છોકરાને પરણાવે ને એટલે ઘર ખાટલો ઓસરીમાં આવે એના જ ઘરના ડોસી આવે તમે અહીંયા આખો થી બેઠા રહ્યા છો અહીંયા છોકરા ને વવું હોય લાજુ કાઢવી કામ કરવું નડતર થાય ખબર નથી પડતી ફળિયામાં બેહો એટલે ઓયલો લાકડી ને ખાટલો બે હાથે ડળિયા માં લઈ જાય ત્યાં બેસે વળી પાછી પંદર દિવસ ડોસી આવે અહીંયા બેઠા રહે છે અહીંયા અહીંયા વાહિદુ કરવું ગાયો ધેંસી દબી આ બધો છાણ પોતળા ઉઘડવા તમને એમ ન થાય દરવાજે બેસે કોઈક આવી ગયું ધ્યાન જ કુતરા તગડવા થાય એટલે દરવાજા ખાટલો ડળીને લઈ જાય ડો ત્યાં પંદર દિવસ જે ના થાય ત્યાં ડોસી આ બેઠા રહેશે આડોશી પાડોશી એમ થાય ને ઘરમાં નહીં ગરવા દેતા એટલે નથી ગરબા હરિ રામજી મંદિરે પગ મોકળા થાય ગેસ ઓછો થાય તબિયત સારી રે એટલે વળી પાછો લાકડી લઈને ડોહો એક મંદિર હતી બીજે મંદિરે બીજે મંદિર ત્રીજે મંદિરે હમણાં બાપા નથી દેખાતા નહીં મૂર્તિ માં જ એવું સ્વરૂપો અહીંયા આવતું પગે લાગે અરેખડીયા રાખ્યા અને છેવટે પછી ઘરમાં એનો ખાટલો કા વાડામાં ગેરેજમાં નાખે એ આજુબાજુ બાપાની સેવા કરતું હતું નથી અને એ બધું હોય તો સમજી લેજો મીઠા મધુરા અને મનગમતા આખરે બંધન બંધન છે આ ફાંસલા તોડવા એ ગમે તેવા એને વાંકા હોય અવળા હોય તોય એની પાસે મૂડી હોય દિય કોને એ ને દિયે પ્રસંગમાં જ રમ પાછ મહાત્મા કવિયો વિધુ સો એ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ ભાવ્રતમ આ પરિવાર દીકરા દીકરી એમાંથી મોહ જાય નહી હોય હમણાં એક બાપાને સમજાવવાની કોશિશ કરી મને સમજાવવા માંડ્યા ઉલટાને મેં કીધા ન સમજે છેલ્લી અવસ્થા છે થોડું સમજી જાઓ જીવની ગતિ થઈ જાય આમ છે તેમ છે એ સહજાનંદ સ્વામી પ્રતાપે નીકળે કોઈ રીતે ના છૂટે પણ શુદ્ધ ભાવ શુદ્ધ આશ્રય અને એની ઈચ્છાથી એની નજર સામે બેસવું પડે મૂર્તિ સામે બસ બાપ તોડી નાખો એ બાપ જરાક તોડી નાખો આ તમારું મૂકેલું છે એ બધું તોડી નાખો આમ કેવું પડે માગવું પડે તોડી નાખે એ તો બહુ રાજી છે એને આવું કોઈ માગનારા તો બહુ ગમે છે મૂર્તિ માંથી બહુ થઈને દોડે કે આવું માગનારો કોણ આ જોગી સામે શું કેતા એ શાસ્ત્રીજી આ તારે અમારી પાસે આ બધાને બહુ નો લાવો કોઈ દીકરા જોઈશે ને પૈસો જોઈશે કોઈ આ જોઈશે તે જોઈ છે કોઈ ભગવાન જોતો નથી જો સાચી જ વાત છે અને ભગવાન એક સાધુને એમ કે ભગવાન જોયે છે માગે તો એ જેવા ખુશ થાય તો ભગવાન કેટલો ખુશ થાય ઓહોહો કચ્છના કુંભારીયાના હરજીભાઈ બહુ સારા હરિભક્ત એને સુથરામપુરમાં લક્ષ્મીરામભાઈ એમની સાથે બહુ હેત્રીત અને લક્ષ્મીરામભાઈ આપણે જાણવાનું એ છે સહજાનંદ સ્વામી શું છે એ સમજીને આપણે એના ચરણમાં વધારે દ્રઢ થવાનું છે એટલે પેલા હરજીભાઈ સુથરામપુર આવ્યા તો એને થયું કાંઈ આવ્યો છું અને છે તો એને મળે જ એટલે કીધું લક્ષ્મીરામભાઈને હું ત્યાં જાઉં સત્સંગ કરીએ બેસીએ મહારાજી વાતો કરીએ આ બહુ આનંદ થાય પણ એ જ્યાં એને ઘરના ડેલી છે ત્યાં જઈને ઉભા રહ્યા ત્યાં બોર્ડ માર્યો લક્ષ્મીરામભાઈનું મૃત્યુ થઈ ગયું છે મને છેલ્લે મળાણું નહીં મને કોઈ કાગળ નહીં સમાચાર નહીં જેની સાથે બેસતા ભગવાનની વાતો કરતા સ્વજાનંદ સ્વામી નો મહિમા અચાનક એ રોવા મિંડા પેલા ધાર થઈ ગયા સુ નહીં તે દ્રષ રડે તે બાજુમાંથી કોઈ નીકળ્યું કે ભાઈ તમે કોણ છો તો કચ્છ નો છો તમે આવો છો ગયો મને ખબર નહીં મને સમાચાર નહીં અગ્નિસંસ્કારમાં નવા છેલું મોઢું ન જોવાનું ઓલા કે બાપા ધીરજ રાખો લક્ષ્મીરામભાઈ કઈ મરી નથી ગયા સાંભળજો તો એકાવનમું વર્ષ બેઠું એટલે ઘરમાંથી વૃત્તિ ખેંચી લીધી બધું સંકેલીન છોકરાઓને બધાને આપી દીધું મને મરેલો જાણજો બોર્ડ મારી દો વ્યવહારની કોઈ વાત નહીં વ્યવહારનો સંબંધી મારી પાસે કોઈ આવવો ન જોઈએ સાધુ હરિભગત સિવાય મારે કોઈનું મોઢું જોવું નથી આ બોર્ડ એટલે માર્યું છે બાકી સ્વામિનારાયણ મંદિરે જાઓ ત્યાં બાપુ બેઠા છે આને પેલા દોડતા ગયા ત્યાં તો લક્ષ્મીરામ ભાઈ એમ બેસી મારે અરે અરે હરજી ભાઈ ચોસઠ ખીલે સપ્ત ચાર બીસ રહે કરે જોડ હરિજનસે હરિજન મિલે તબ નાચે સપ્ત કરો ભથમાં ગાલી ને બેઠા મહારાજી બહુ વાત કરી કીધું ઓહો લક્ષ્મીરામ તમે તો આવું કર્યું તો કે હા બસ આપણે બીજું શું કરવાનું છે પણ આ બધો પ્રતાપ સહજાનંદ સ્વામી નો છે નહીં આ માયા માંથી નીકળાય નથી નીકળતા કોને કથા સાંભળવી છે વાતું થાય છે મોક્ષ જોયે છે શાંતિ જોઈ છે દેખાય છે હોલમાં હાડપા સુધી કોઈ પ્રસંગોમાં હાજરી આવે છે સાધુના વચને દોડીને હરિકથા માં બેસવું પડશે ધૂનમાં બેસવું પડશે આ મંત્રોત્સવ માધુપ્રી સાહેબ બાલ સામીએ જે ઝુંબેશ ઉપાડી છે તે કોના માટે છે એના માટે છે ઢગલો થઈ જવો જોઈએ એનામાં અને આ સમૂહ મંત્રલેખન સામે તમે સમૂહ માં જે ઉર્જા પેદા થતી હોય દસ જણા લઈ જાય પોતાના ગાંઠના પૈસા આપે એટલે મંત્રલેખન થાય છે બાલ બૂમ પાડી પાડીને વારે વારે કે છે કે બે જણા પાડોશી આડોશી પાછા સદભાવી બીજા હોય એને લઈ આવ એક આ સહજાનંદ સામે દસ મિનિટ નામ લખે તો એનો કઈક જીવમાં સંસ્કાર પડી જાય કરે જ નહીં ને ભજન કરાય નિમિત્ત કોણ આપે ભાઈ સાધુનો એજ તો મહિમા છે કે નિમિત્ત લાવી લાવીને આપણને ભગવાનમાં જોડે છે કળી કોણ જોડવા વાળા મળે છે બહુ બેઠા બહુ આનંદ થયો હરજીભાઈ ઘરે ગયા સાંભળજો હું બધી વાત શું કરું છું ફાસલા નીકળી જવા છેલ્લા પણ ચિત્તમાંથી નીકળી જવા ને અને અંતે છે ને જે આખો બ્રહ્માનંદ પરમાનંદ પ્રાપ્ત થાય છે સહજ આનંદ સ્વામી સિવાય ક્યાંય નહીં મળે બધું કઈ નથી શકાતું હરજીભાઈ ઘરે આવ્યો એના ભાઈ ગોવામાં ગોવામાં તું કેમ ભાઈ શું થયું બસ હવે તો મારે મંદિરે રહેવું છે ભજન કરવું છે વ્યવહાર તને દીધો સળગાવી નાખ્યો સમજ અરે પણ આ ક્યાંથી શીખી આવ્યો બસ મને મારા ગુરુ છે ને સાદુ ગુરુ છે ને હવે ગરીબગત ગુરુ છે હું તો નજરે જોઈ આવ્યો દ્રષ્ટાંત આ ભજન કરાય તો આમ જ કરાય હવે સંભાળ ગોવા મળું તને દીધું બોલો નીકળે પરિવાર મન આ રાજદી બધા દોડે છે કોના માટે દોડો છો કયો પરિવાર માટે જ એક જ સીધું તમને કહી દો ખોટું લાગે તો માફ કરજો છોકરાના માટે દસ કરોડના લગ્નમાં ખર્ચો કરે એ લોકો દાન કરે ને તો એક જ કરોડ આપે અગિયાર કરોડ કોઈ આપવાના દાખલા નથી વધારે કિંમતી પરિવાર જ છે આપે છે બહુ સારી વાત છે પણ પરિવાર નીકળી જવો એ ગાળીઓ છૂટી જવો ભાવ કઠણ છે આમ મૂકી દેવું ગવામાં બધું સંભાળો હું તો ગયો મંદિરે મંદિરે ભાઈ ભજન કરતા કરતા ધ્યાન કરતા કરતા સહજાનંદ સ્વામી ની કૃપા ને કરુણા એલા આપડે કહીએ છીએ એક ડગલું માંડવું જોઈએ તો દસ ડગલો ભગવાન હામો આવે સાવ સાચી વાત છે સાવ સાચી વાત છે સાવ સાચી વાત છે ધ્યાન કરતા હોય તે હરિભક્તો લોકો આવતા ભગત ને કઈ ખબર ન હોય દર્શન કરે દંડવત કરે અમે તો તે સહાનંદ જોઈએ છે કેવી વાત એમ કરતા કરતા ઘણો સમય ગયો પછી એક દિવસ એમના કેવડાવું કે પરિવારના બધા એટલે જો મારે જવું છે એટલે મેં તમને બોલાવ્યા છે બીજું મારે કઈ કામ નથી કારણ કે આ તમારે જ કરવું પડશે અરે પણ હા અરે પણ સાવ સાજા સાવ સાજા એ જ તો સજાના સામે પ્રતાપ છે એજ તો વાત છે શું હું તમને કેવા બેઠું છું કેવું છે અનુપમતા છે એ તો તાણી લઈએ મુક્તાનંદ સ્વામી ને મહારાજ કે તમે કોઈ જીવ સામાન્ય ફેંકો તો અષ્ટાવરણ પાડ અક્ષરધામમાં નીકળી જાય પણ એનો સાદો હરિભગત પણ ટાટીઓ ચાલી ને કરે તો અક્ષરધામમાં વયો જાય સહજાનંદ સ્વામી નો છે આમ તો નથી કહ્યું એના ગોળાનું પાણી પીવો તો તમારો કલ્યાણ થાય એમ અબજી બાપા વાડી જ હતા તા ને એક લોટો પાણીનો લઈને ગયા ઈ ભૂલી ગયા રસ્તામાં અને ઓલો ચમાર પાણી પી ગયો તો અંતકાળે સહજાનંદ સ્વામી તેડવા આવ્યા હતા કે અબજી બાપાના હાથનું પાણી પી ગયો લોટાનું પાણી પી ગયો છે અબજી બાપા દેખાય છે મારે કઈ ભેટ દેવાનું નહીં જાઓ જાવ એક સરસ ચામડાની રાસ બનાવીને એના બળદ માટે એના દીકરા ને આવજો આમ કઈ પેલો ચમાર ભયો ગયો ભાઈ આ કઈ ખોટી વાત છે આપડે આંધળા થઈ દેખાતું નથી બાકી વાત સનાતન છે મારે જાવું છે તમારે જેને આવું હો ને કોણ જાય હું જો આપણે કોઈને સ્ત્રી છોડવી નથી કોઈ પ્રાર્થના કરતું જ નથી કે મને આ બધી આશક્તિઓ છોડાવો હે મહારાજ કોઈ એવી પ્રાર્થના કરી મારું લગ્ન થાય જ નહીં એવું ઠાકોરજી કરજો દાખલો હોય તો કેજો કોઈ માવતરે એવી પ્રાર્થના કરી મારો દીકરો આ ફાસલામ ફસાય નઈ એવી ઠાકોરજી એના માટે રોજ અગિયાર માળા કરીશ એવું કોઈ કરે એ ગીંગોડા ની જેમ હાથ ચોઈટા હોય તો એકને સાધુ નથી થવા દેતા હોય નાખે આવડી આવડી ગાડી દીધું આ તો હાથમાં નથી આવતી એવડી દીધ એ પણ તારો ને તારો બધા ઉધાર થાય ભજન કરવા તેને શું તને પણ માયાનો ફાસલો આપડે ગમે ત્યાં ફસાવે નીકળવા ના દે આ તો ભગવાનની કૃપા હોય તો જ નીકળાય બાકી તાકાત નથી મોટા મોટા ઋષિઓ હલવાઈ ગયા દેવતાઓ હલવાઈ જાય તૈયાર થઈ જાઉં એક એકને પકડી પકડી લઈ જાઉં કોઈ તૈયાર ના થયું પણ ગોવામલભાઈ એક દીકરી યુવાન હો એ બાપા સામે આવીને બેઠી કે બાપા મારે જ આવું તમારે હેરા જ છું ધન્ય છે દીકરી તને હા મારે આવું છે આ સ્ત્રીને શક્તિ અમથા કે છે પુરુષને સહનશક્તિ કે છે એક વાક્ય માં ગજબ નો મેળ જો ખડી થાય ત્યારે તાકાત જ જુદી હોય ભલે ગમે હવે પેલા પેલી દીકરી કે બસ મારે આવું છે મને એક વાત યાદ આવી કે હું ચોરી ગયો નથી કે એટલે શું છે દીકરી કેમ મારે આવું છે વાહ દીકરી વાહ બે આખું મીચી જા હલો ધૂન કરો બધાએ ધૂન શરૂ કરી ચોથી પાંચમી મિનિટ થઈને દીકરી કે રાખો આ પરિવારના પાછા સદભાગ્યો બધાને મહારાજે દર્શન દીધા આ તમે જો આ થતું હશે સહજાનંદાઇના દર્શન દીધા બધા દર્શન કર્યા બધા અરે મારાજ અને દીકરીને લઈ બેસી તૈયારી કરો દીકરી છે સ્ત્રીનો હું તૈયાર થાવ એટલે હાથે કઈ ગામડે જવું છે એક એક વાત તો વિચારો અનુપમ સહજાનંદ સ્વામી અમસ્થા નથી આ કથા ના મળે તમને અને પછી દીકરીને બાંધે નાનામી અને બેઠા હરજીભાઈ કરો ધૂમ ફરીથી પાછા જય સ્વામી નારાયણ કરીને કુંભારીસાર ના ગાળિયા તૂટે કોને પ્રતાપે કોને જેને ભજતા છૂટે ફે ભાર રે ઓલો ગણો અલીભાઈ જુનાભાઈનો અને વાતો કરીને હરિભગત કર્યો મુસલમાન ને એમાં એને લગ્ન આવવાનું સહજાની સામે ગણોદ આવું અને આ મોડિયલ સાફો એની રીત પ્રમાણે લાટા થઈને જાન ઉગલી ને કન્યા જવાનું અને કોઈએ કીધું કાંઈ મહારાજા એવા છે દોડતા એ જીબાસમાં આવી દંડો જ કરે ઉભાળી પરિણામ પછી કોઈ ભરવું ભજતો નથી ભાઈ આ કથા તમે જાણતા નથી પણ હકીકત આમ છે એટલું બોલ્યા ને સહજા ને ત્યાં અલીભાઈ સંસાર ખરી ગયો પતી ગયું સ્ત્રી હરામ આમ થાય પણ આમ તો આકરી જાતિ ને જાતિના ગુણ આવે એટલે સામે જરાક ઓલું થઈ ગયું શું મારે પ્રભુને દેખાડું સંસાર આરામ થઈ ગયો પણ મારે પ્રભુને દેખાડવું છે પરણીને સહજાનંદ સ્વામી તમારા પરણીને પ્રભુ ભજી બતાવીશ એટલે એક દીકરાનો જન્મ આપ્યો પછી બ્રહ્મચર્ય અલીભાઈ અને એ દીકરો અઢાર વર્ષ થયો ને પરણાવી અને બધું જ્યાં પત્યો લગ્ન પ્રસંગ બીજી દિવસે બધું સોંપી દીધું દીકરાને કહી દીધું લ્યો આ બધું તમે સંભાળો હવે અઢાર વર્ષ તે મેં મેં તને પાળી પોતે અઢાર વર્ષમાં છોકરો બાપા એવું હોય તમે હોતા હું તમારી સેવા કરેલો દિવસ થાય તો તારી મજૂરી આવું પણ અઢાર વર્ષ પૂરા થાય થાય થાય તે પેલા તો વરસાંગ ના સંતો હતા ત્યાં જઈને બધા અલીભાઈ ધામમાં વયા ગયા મહારાજ ભજન કરતા કરતા દર્શન દીધા મહારાજ અલીભાઈ ને લઈને બીઆઈ ગયા સંસાર આ સહજાનંદ સ્વામી ના નેત્ર કટાક્ષ થી જતો કૃપાથી જતો એ લખે છે શું કઈ વંધુમાં અમસ્થું લખ્યું છે ચારો વેદો નો સાગતાનંદ સ્વામી હે કેટલું જોયું છે પીથલપુર ના પેલા અરજી ઠક્કર લાદા ઠકર તેજા ઠક્કર એમના માં એટલે પીથલપુર રહેતા હતા મહારાજ નો ઓળખાણ થઈ તો પીથલપુર માંથી બધું એક લાખ રૂપિયાની એક લાખ કેટલા થાય સજાનંદ સ્વામી માટે ગઢડા આવી ગયા એક લાખની ઉઘરાણી જ કરી નહી કેવો જાણ્યો હશે મારા બાપ એને તો અને રેહ દાદાના દરબારમાં સેવા કરતા અરજી ઠક્કરની મા એકવાર જોઈ ગયા કે મહારાજને નવડાવવા માટે બ્રહ્મચારી પાસે નાનકડી એવી ત્રાંબાની દેગડી છે ગરમ પાણી કરવાની તો આપણે મોટી દેગડી પડી છે તો આપણે આપીએ તો મહારાજને વધારે ગરમ પાણીથી સરખા રીતે બ્રહ્મચારી નવડાવે ને એટલે ઘરે ત્રાંબાની દેગડી લેવા ગયા લેવા ગયા ત્યાં તેજા ઠક્કર કે બા ક્યાં લઈ જાઉં નાનો દીકરો એનો તેજા ઠક્કર એટલે એમણે કીધું કે મહારાજને માટે મારે આપવી છે સ્નાન કરવા માટે અરે પણ બા ઘરમાં જરૂરી હોય દેવાની ક્યાં જરૂર છે મારાથી સેવા માંડો આવે જા આજથી તારું મોઢું જ હોય બીજું મોઢું જને આખી જિંદગી તેજા ઠક મોઢું ના જોયું ગાળીઓ છૂટે આમ છૂટે જોત ખરા આજે તો ધકેલી ને વૃદ્ધાશ્રમ માં નાખ્યા હોય ને દીકરાના લગ્ન કાગળ પત્રિકા કાંઈ નખી લખ્યું ન હોય ને તોય ડોસો ડોસી લાકડી ઠક ઠક કરતા આવે લગ્ન અને માંડ માં બાળી જાય તો દોડીને દોડ માં મારીને કાઢી આવે તોય પાછા છેડે દીવાલ છેડે બે જાય આવી રીતે એને ભજન કર્યું પછી તેજા ઠક્કર તો બિચાર કંટાળી ગયા પાછા પીથલપુર જતા રહ્યા સહજાનંદ સ્વામી નો ભજન કરી લેવાની જરૂર છે મૂળ થઈને ખાલી સાંભળવાની વાત નથી હવે વિચારવું જોઈએ આ કોના માટે કથા છે અમારે તમારા બેના માટે છે ખાલી એમ સાંભળ્યા રાખો પછી લોચા વેડે રાખો એનો એ દીકરો ને એનો એ પરિવાર એનું બધું લબાચાર એનું બધા આ ગાળિયા છૂટતા કોના પ્રતાપે સદાનંદ સ્વામી ના ત્રીજો ફાંસલો ધન સંપત્તિ પૈસો જેમ જેમ મળે સાપ બેઠેલો કોઈ રોટલાનો ટુકડો રહી ગયો તો એમાં રાતે ઉંદર ફરતો ફરતો રોટલાઈ ગંજાય તો કરંડિયો કાપે નિષ્ફળાનંદ સામે જેમ જેમ જગ્યા થાય ને મૂળો છે મૂસો ઉંદર એ પૂછડી પટપટા મલકાય હા જગ્યા થાય છે જગ્યા થાય છે પણ કાળ બેઠો છે તો અંધ થઈને મળે મંડે જેમ પૈસો મળે ને જેમ પૈસો મળે એમ વધારે દોટ મૂકે જેમ મળે ને એમ વધારે દોટ મૂકે આ હમણાં છે ને આપણે જાતા તો ને પોથી પૂજા કરવા એ રસ્તામાં વસ્ત્રાપુરમાં આઈસીઆઈસી બેંકનું બોર્ડ આવ્યું તો મને ત્યાં ફ્લિકરિંગ થયું તમને કહું નિકિતા જો ને એના સ્પેલિંગમાં નહીં જોતા પ્રણ ઉચ્ચારમાં તમે જો આઈસી પૈસો મળે થોડું થોડું દેખતો હોય આઈસી વળી થોડક ડબલ જેવો જાય આઈસી હજી દેખતો હોય પણ જ્યાં ત્રણ ગણો થાય એટલે બહુ સરસ મેં કીધું આ તો ગજબ જ આ ભાગવત કયું છે કે દ્રવ્ય સાથે પંદર દુઃખ ને દોષ આવે છે અહંકાર ભય ને ચિંતા ને ક્લેશ ને ક્રોધ ને અસહિષ્ણુતા શોષણ ને ચોરીને અનિતી સ્પર્ધા પૈસા ત્રણ આય છે હમ હું હું જ થાય આ પૈસાનો પ્રભાવ છે પણ જેમ જેમ મળે એમ એમ મીઠો લાગે પણ માયાનો ફાંસલો છે દુન્યવી રીતે બહુ સારું પણ સમજી લેવું જોઈએ કે આ ભગવાન થી દૂર લઈ જાય છે અને ખરેખર પૈસા વાળા દાન કરી જાય પણ ભજન કરવા માળા કરવા ધ્યાન કરવા નવરા થાય બહુ ઓછું છે કારણ કે ભજનમાં બેસે ને તોય બધું ચાલ્યા કરે ક્યાં જાય ત્રણ ત્રણ ચાર ચાર તો મોબાઈલ બાજુમાં પીડ્યા હોય ઘણા તો છાતી ઉપર રાખીને જૂતા હોય જાજરૂ પૈસો આવે એટલે એની સાથે ભય આવે ચિંતા આવે તરત જ આવે છૂટ રખડતા હોય પૈસા દ્વારા રખડી શકે અરે અરે આપણને પેશાબ કરવા જવું હોય તો ત્રણ બંદૂકધારી પાછળ ઉભા હોય શાંતિથી મુતરી ના શકે જુઓ તો ખરા તને છે ને આપણને સાચું છે ને આપણે આપણે ક્યાં ખોટું કહીએ અને ખાવાનું સુખ તો સાવ જાય બોલો હવે ચાંદી કઈ ખાઈ ન શકે પૈસો આ પૈસામાં દોષ કીધા છે ભાઈ આવે મહારાજ કરિયાણા પધાર્યા કેવા પ્રભુ સરળ દયાળુ કરુણા કૃપાળું એની વાત થાય કાળુ મકવાણા કાળુ મકવાણા કાળુ મકવાણા કે પૈસા ટકો મળે મહારાજ કે લાવેલી કોશ આવેલી કોશું તમે જોયે છે ને ચોરસ હોય લાંબી હોય આવડી મોટી કોષ કાળુ ને એમ થી શું કરવું છે આ ઘટના ઐતિહાસિક હોય બધી દંતકથા નહી મહારાજ કે લાવ કાળું મૂકવાને એમ કોષ દીધી લે આખી સોનાની આવડી મોટી કોષ અત્યારે પચીસ હજાર નો તોલો તોડી નાખે તમને નથી લાગતું કે હવે ઝડપથી દુનિયા વિનાશ તરફ જઈ રહી છો બધી બાબતો જે ઘટે છે ને જલ્દી ત્યાં હવે ભડાકો જ થવાનો છે આવડી કોષ સોનાની કોથળામાં કોઈ ગાલી અને ભાગ્યો અને કોઈ જોયું નથી ભાઈ નથી ને મારે થોડું હોનું તમારે ત્યાં મૂકવું છે હા ત્યાં મૂકો ને લાખી લે એને કોથળો કાઢ્યો અને કોચ કાઢી સોની કે લોઢાની મહારાજ કે કાળુ હવે કેમ છે શાંતિ છો એકદમ શાંતિ છે લાખો રૂપિયા કરોડો રૂપિયા અને પછી રાતે સામે કાંઠે ગરીબ માણસ ફાટેલી ટોટલી ખાટલી એના પર પેડો નસકોરા એવા બોલાવે શેઠ ને સંભળાય ત્યાં રોજ આ શેઠ જોવે મારો કેવો સૂતો છે અને હું બબે ગોળીઓ લઈ જાઉં વેલિયમ એકદમ પેલો એક જગાડ્યો સુઈ જાશો એનું રહસ્ય શું ઓઈલો જાગીને કે તું કો એ સોના દયા હમ કો ભગવાનને એ સોના દયા સોના આવે એટલે સોનાનું સુવાનું રાહ આ એમાં દોષ અને એક તો આ બધી વાત સનાતન જ છે વાત એમાં ફર્ક નહીં હો દુપિયા સામે મૂકો સો રૂપિયા હજારની નોટ સામે મૂકો જો દસ માં એક શૂન્ય સો માં બે શૂન્ય હજારમાં ત્રણ શૂન્ય દસ હજારમાં ચાર લાખમાં પાંચ દસ લાખમાં છ કરોડમાં અર્થ શું સંપત્તિ જેટલી વધે એમ હૈયામાં શૂન્યતા વધતી જાય શૂન્યતા વધતી જાય શૂન્યતા ખાલી થઈ જાય અંદર અને સાવ સાચી વાત છે પૈસાદાર એક વસ્તુ તો તરત ફીલ થાય કે આપણી પાસે બધું છે પણ આપણું કોઈ નથી વિચારજો કોઈ પણ જગ્યાએ પૈસો વધે એને તરત આ વસ્તુ તો થાય જ કે મારી પાસે બધું છે પણ મારું કોઈ આ થાય જ એક શ્રીમંતને એક જણા પૂછ્યું કે તમે ગરીબ સ્થિતિમાંથી પૈસાદાર થઈ ગયા તો તમને શું આમ ફરક લાગે છે તો કે પેલા પત્ની પીરસતી જમાડતી હવે નોકર ચાકર પીરસે છે અને પત્ની ક્યાં હોય એ મને ખબર નથી મારું કોઈ નથી એ શૂન્યતા આવે આવે ને આવે પણ મોહનો ફાંસલો આ પૈસાનો મૂક્યો છે ને મયે એટલે બહુ મીઠો લાગે આ ઘડીએ તમને કંઈથી મેસેજ આવે કે દસ લાખનો સોદો છે તમે પાંચ મિનિટ આવો પતી જાય ઊભો થઈને વિયો જાય ઊભો જ થાય આ ફાંસલો છે એટલે વાંદરાનો પેલા માટલામાં ચૈયા નાખે એટલે દેખી જાય એટલે પછી લેવા માટે હાથ નાખે વાત જૂની છો મર્મ નવો છે ફસાઈ જાય ને પછી પકડી લે ને હે પણ આમાં કરાય શું સમજદાર વાંદરા એ ચણા દેખાય એમાં એમ પૈસો ઘરમાં વધે ને બંબો ભરાઈ ને આડો પાડીને જે નીકળે ને એ લઈને ભગવાન ને અર્થે સત્સંગને અર્થે ઉડાડવા મંડાય તો ન માયા ના ફાંસલામાં આવે પણ આ વાંદરા ને સમજાવે કોણ એટલે વાંદરા ને કઉ છું ઘડો આડો પાડી ને પછી વાપરે ભગવાન સાધુ ને અર્થે ભાવે સંપત્તિ માં રહેલો હાજી એક શ્રીમંત છે ને બહુ મોટી મશીરી જેવી કાર હશે લઈને નીકળ્યો રોડ ઉપર સડસડાટ જાય રોડ ને કાઢે છોકરો ગરીબ નો એને હાથમાં પાણો રાખીને ઉભો હતો એ જેવી ગાડી નીકળીને ફેરવીને ગાડીના કાચમાં જવા દીધું અને ભાઈ આવી મોંઘી ગાડી અઠવાડિયા પહેલાં છોડાવી હોય અને આ સામાન્ય ગરીબ છોકરો આવી રીતે પાણો મારે અને કાચ તોડી નાખે જેનો એક લેન્સ પણ કેટલાનો થતો હોય અને એવી બ્રેક મારીને અને કાળઝાળ થઈ રઘુ તગમ ખેંચાઈ મારી બને ટુકડા કરી નાખો એટલો ખીજાઈ ગયો પેલો અને એકદમ બારી ખોલી અને ડોર ખોલીને આવ્યો પેલા પાછળ મારવા જાય ને છોકરો પગમાં પડી ગયો ચોધારાશે રડવાનો હુમલો ઉભા રહ્યો ઉભા રહ્યો બાપા મારો ભાઈ મરી જાય છે કોઈ આને દવાખાને લઈ જાઓ કોઈ લ્યો ભાઈ ઉભા નર્યા પછી મને થયું કે પાણો મારવા દે એટલે મેં સાહેબ પાણો માર્યો છે મારા ભાઈ માટે માર્યો છે આને દવાખાને લઈ જાઓ છે બોલે ઓગળી ગયો એકદમ ઉપાડી દવાખાને લઈ ગયા સારવાર કરાવી એને ઘરે મૂકી આવ્યા પૈસા પણ આપ્યા અને એ પરિવારની સારવાર કરાવી જા પણ બારીનો કાચ એટલે ગાડીનો બદલ્યો નહી જબરદસ્ત મેસેજ એટલે કોઈ એના ફ્રેન્ડ સર્કલ ના બધા કે ભલા માણસ તું આવડી મોટી મોંઘી ગાડી તું આવડો મોટો માણસ અમે તારી યારી ઊભા હોય આવી ગાડી કાચ તૂટેલા એ બધું રાખે છે કારણ કે એ કિંમતી ગાડીઓના શું છે કે એ કાચ પડી જાય તિરાડો પડી જાય પણ ઢગલો નો થઈ જાય ને યો ને આ ગરીબોની સામે જુઓ કાંઈક જુઓ સુડ પડે મોઢે ચણ કીધું આમ જો લૂંટાવે તો થાય પણ એ ફાસલા એ વખતે જોવા કેવા સમર્પણ દાદા ખાચર ના એ દરબારો ના એ ભરીભક્તો ના એ કુશળ લો મહારાજ પાંચ છો ગાબડા આપને સમર્પણ દાસી થઈને રેશું કાઢી મૂકશો તો વૈયા જઈશું શું ફાસલા છૂટે છે તમે જો એટલે આ ડાંગરવા ના અગ્રાજી અમરાજી ક્ષત્રિય ઘરમાં સોનું ચાંદી રોકડ હતું ને બધું મહારાજે સંતો માટે વાપરી નાખ્યું પિત્તળના વાસણો કાઢી નાખ્યા માટીના વાસણો રાખ્યા અને ભજન કરે એક એમની વિધવા બા બે છોકરા એટલે કોઈએ પૂછ્યું કે તમે આ બધું કાઢીને આમ કેમ રહ્યો છો તો કે મહારાજ ગમે ત્યારે સાધુ થઈ જાવ તો તૈયાર બધું મહારાજ માટે વાપરી ખર્ચી સત્સંગ માટે પિતળના વાસણ નહીં બધું સત્સંગ વાપરી એટલે કરે માટીકો દરબારો આવે એટલા એ આ આપણા કુળમાં શો બે ઠીકરામાં રાંધું આ શું તમે કરો પિતળના વાસણ તો હોવા છો બે આ તમે શું કરો છો તો કે તમને નહીં સમજાય અને એમાં પછી હવે જો બે ભાઈનો વિચાર થઈ ગયો કેટલા મા વ્રત છે એક રે ને એક સાધુ થઈ જાય એટલે બે જણ કર્યું તો હું રહું સાધુ થવા તું રે નાનો કે ના મારે સાધુ થવું છે તું માની સેવા મારે એ બે ની વડછેડ માં માજી સાંભળી ગયા છોકરાઓ શું છે તો કે અહીંયા હોવો એટલે કીધું કે બા અમારે બે માંથી એકને સાદુ થવું જોઈએ પણ હું કઉ છું મારે થવું છે તું ઘરે સેવા મારે બા ની तकलीफ है दीको सहजानंद स्वामी प्रभु बेई साधु थी जाओ जाओ साधु थो भगवान भजो हरि भजो जैने भजता छूटे फन करोथो फांसलो भाई સત્તા પદ પ્રતિષ્ઠા એવોર્ડ માન કીર્તિ તૂટી જાય લોકો માન મળે છાપા ફોટા આવે ને વખાણ થાય એના માટે તો પિંડીઓના વળચડી જાય એટલું દોડે શું શું ના કરે આવશ ને પ્રતિષ્ઠા માટે શું ન કરે માણસ ભગવાન હાવ ભૂલી જાય આ ફાંસલાઓનું ઈજ છે પૈસો મળે ખોટો નથી ભગવાન ભૂલાવે ખોટું છે પરણવું ખોટું નથી ભગવાન ભૂલાવે ખોટું છે દીકરા ખોટા નથી ભગવાન ભૂલાવે ખોટું છે જીવ માં જોવું જોઈએ કે આ ભૂલો તો નથી પડી ગયો પ્રતિષ્ઠા સાધુ ભટકાવાના છે પછી કામ સાધી લેવાની જરૂર છે ગેંગે ફેં ફે મરી ગયા સમજી આપણે ક્યાં જાય શું થાય કોને ખબર છે પણ ઈ ફાંસલો છે બહુ મીઠો લાગે આ તમે જો પીએમ થાય વડાપ્રધાન થાય અભિનંદન ની વરસાદ હાર ની વરસાદ માનવ એ દી કેવું લાગે સુગર કોટે પછી શું થાય મનમોહન ને પૂછો પૂછો આવું જ છે એમાં કશું જ નીકળે નઈ ભૂસા સિવાય બીજું ઝેર ભૂસા સિવાય કઈ નીકળે નહિ છૂટાય ને ના થાય શિયાળિયા બધા ભેડા થયા આખી મંડળી બેઠી એક એલા જંગલમાં રહેવું સિંહ વાઘ જેવા પ્રાણીઓની વચ્ચે જીવવું આપણને કોઈ માર્ગદર્શન કરીએ એવો વડીલ હોવો જોઈએ તો કે આ વડીલો આ ઇશારો કરે તો આપણે બચી જાય વાઘ સિંહ આવે ને તો આપણે નાના હોય આપણે યંગસ્ટર એમને કાંઈ ખબર ના પડે જરી વાર જાય શિકારમાં આપણો શિકાર કોક કરી જાય એટલે એક વડીલ હોવા જોઈએ હા તો કે આજકાલ વડીલોમાં એને સરપંચ કહે છે આપણે સરપંચ નિમીએ એટલે એ ટોળા થઈને શિયાળ ને સરપંચ કર્યા તો હોળી પાછો બીજો પ્રશ્ન સરખા કેમ પડે કે નિશાની માટે પૂંછડે આડો એક દંડો વાંસનો બાંધ્યો એટલે ખબર પડે કે આપણા વડીલ આવે છે આપણા સરપંચ આવે છે ખબર પડે હવે આ પૂંછડે દંડો હવે એ બધું થાય બાજુ એમાં બધા ગરી ગયા એક પછી આ સરપંચ હલવાણા આને સિંહે પકડી નાખ્યા ચૂથી ને કાઢી નાખ્યા હવે કાળનો કોળિયો થઈ ગયો લ્યો આ પદ પ્રતિષ્ઠાનું આ પરિણામ એ તો એને ભજતા છૂટે ફે ભૌ પાર નેર લોલ કોણ એ જોગી બાપા જેવા કોઈ અપાર ઐશ્વર્ય હોય તે માન પ્રતિષ્ઠાનું કશું જ પીડ્યું ના હોય એવા જોગી આ રીબમાં બેઠા હરિભક્તો આવીને કે સ્વામી અમારે પૂજા ધોતિયા પૂજા કરવી છે સંતો પૂજા કરવી છે સામી માનસમી ગુરુ ત્યારે હાજર કે રેવા દો રેવા દો તો નાના કરવી છે લઈ આવ્યા બધું પૂજા કરવાની બધાની પૂજા કરી રહ્યા જોગી સ્વામી ગોઈતા જડે માનંદ સ્વામી દાંત કાઢ્યો એટલે હરિભક્તો છતાંય જો માન યશ માન પ્રતિષ્ઠા કઈ પડી ન હોય કોના પ્રતાપે ગુરુ અને ભગવાન સહજાનંદ સ્વામી પ્રતાપે આ ગાળિયા છૂટે બાકી તો કઈ ન હોય તોય તમે છાપામાં અમુક જોઈએ છે શું શું જમાવટ કરે છે કઈ ન હોય તો પધરામણીના પચાસ પચાસ લાખ પધરામણી કરવાના પચાસ લાખ આપો પધરામણી કરે અને આને એક રાજકોટમાં એકસો ને બે તાવ કરીને જોગી સ્વામી હરિભગત બિચાર્યો સ્વામી મારે ત્યાં હા હા હા લાંબુ પધરામણી કરીને આવ્યા પણ સાધુ વસ્ત્ર પગથિયા ચડ્યા ને ત્યાં ન્યાય સ્વામી લાંબા થઈને ભુઈ ગયા સાધુ એ જોયું ને એકસો બે તાવ એટલે સ્વામી તમને આટલો તાવ હતો તો પછી શા માટે સારું થાય છે કઈ આવા મળે અને આ પ્રતાપ કોનો જેને ભજતા છૂટે ફરે ત્રણ ફાસલા કાળકર્મ ને માયા એમાં માયાનો ફાંસલો ટૂંકમાં જોઈએ બાકી જો એવો ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા છે આ બધા વિધવાનો આપતો બધા બધા ભણતા બધા જાણી શકો કર્મ ફાંસલો કેટલો ભયંકર છે સમજી ને એટલા મૂંઝારો થયો ખરેખર કર્મ જો સમજવા જઈએ ને કર્મ સંહિતા મુંજારો થવા માટે કેમ કે જે શુભાશુભ કર્મ થાય એના ફળ ભોગવવા જ પડે છે અવશ્ય મેં એવું ભોગતવ પડે અરે ભાઈ થોડુંક સમજાય એટલે લાંબુ તો બહુ કરાય નહીં આ આપણે રોટલો ખાય છે આપણે કઈ હિંસા કરવા ગયા છીએ બાજરાનો રોટલો બોલો પણ કર્મ ચોટે ખેડૂત હોય કેટલા જીવ મારી રહ્યા હોય કેટલું આ કર્યો એ રોટલામાં હિંસામાં ભાગીદાર આપણે છે એમદ રોટલો આવ્યો નથી આ કપડા પહેરો છો દવા છાંટવાનો વિરોધ કરીએ પણ વોલાય દવા છાંટી છાટી બીટી કપાસ પકાવ્યો હોય અને એ કપાસમાંથી જ આ થયા બઉ તમે ઊંચા માયલા લેવા જાઓ તો રેશમના કોસેટાને મારી મારી તાતણા કાઢ્યા હોય એવા કપડા પહેરો જીવ હિંસા જાય ક્યાં આપણે આવે જ આ તમે બુટ મોંઘા માયલા પહેરો છો બબ્બે પાંચ પાંચ ના એ જીવતા ચામડા પેલા ગાયોના અને પેલા પશુઓના પ્રાણીઓના ઉતરી નાખે જીવતા કારણ કે મરી જાય પછી ચામડું કડક થઈ જાય એટલે એને એક સીડી મને હમણાં એક જણા દઈ ગયા તો એમાં મેં તો જોયું તો ત્રાસ થઈ ગયો આ પ્રાણીઓને હમણાં મેં કીધું હાથી ને જે સરકસ માટે ટ્રેન્ડ કરે ને ઇલેક્ટ્રિકના શોખ આપે અડાળેના પગ ઊંચા કરાવે હા એમને કાંઈ ઓલો ટ્રેન્ડ નથી થતો આમ કઈ સિંહ રિંગ માસ્ટરથી ડરે છે ભયંકર પીડા આપે આપણને આંસુ આવી જાય ઓહો હો આ કેટલા પીડા ભોગવે છે ભયંકર છે એમાં આ આ પશુઓને એના ચામડા કૂણા કાઢવા માટે જીવતા જ ચામડા ઉતરી દે એમાંથી તમારા મોંઘા કૂણા એવા બુટ બને હવે એ જીવ ક્યાં જાય બોલો આપણી થાળીમાં આવે જ છે આપણા ભાગ્યે આવે જ છે શરીર લાગે મનથી સંકલ્પ કરે એ પણ લાગે હાની વાત આ પાંડવોને વનવાસ થયો ને મજાની વાત છે પછી ફરતા હતા પછી ફરતા ફરતા થઈ હાલો દ્વારિકા જઈ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીએ રસ્તામાં પછી ભેટમાં શું મૂકવું કે રસ્તાને કાંઠે આંબો હોય તેની એક કેરી તોડી લીધી લટકતી છે ભગવાન પાસે જઈને કેરી ચરણમાં મૂકી અને ભગવાન ઊભા થઈ ગયા નીકળો તમે ચોર છો અરે મહારાજ અમે ચોર તો કે હા આ કેરી ક્યાંથી લેવા તો રસ્તા ને કાઢી તમારો હતો આંબો તો કે ના ખેડૂતને પૂછ્યું તો કે તમે બધા તપવ્રતિક છો બધા બહુ પુણ્યશાળી છો જાઓ પુણ્ય મૂકો એ બધા આવ્યા પાંચ પાંડુ અને સતી દ્રૌપદી કેરી નીચે મૂકી આંબાની ડાળ ઉપર યુધિષ્ઠિર મહારાજ સંકલ્પ કર્યો મેં જો સત્યનું પાલન અણીશુદ્ધ કર્યું હોય તો આ કેરી સત્યના પ્રતાપે પાછી મૂળ જગ્યાએ લાગી જાય ત્રણ હાથ ઊંચી ગઈ ધબ નીચે પડી ગઈ દાળી ઊંચી રહી ગઈ યુધિષ્ઠિર મહારાજ કે મારું સત્ય ઓછું પડ્યું અર્જુન તારું મૂક અર્જુને કહ્યું કે મેં મારી શસ્ત્ર વિદ્યા ક્યારે ગરીબોને દુઃખ આપવા માટે અનાથને દુઃખ આપવા માટે નિર્દોષને દુઃખ આપવા માટે ન વાપરી હોય તે પૂર્ણ પ્રતાપે કેરી ચોંટી જાવ બે હાથ ઊંચી થાય પડી ગઈ ભીમને કીધું કે તું કઈક તારું પુણ્ય રેવાજો ડાળ તૂટીને ઠી પડશે નહીં નહી ભાઈ યુધિષ્રે કહ્યું તું મહાશિવ ભક્ત છે શિવ પૂજન અને ભીમે મૂક્યું કે મેં ખરા દિલથી જો શિવનું પૂજન કર્યું હોય તો પુણ્ય કેરી ચોટી જાય દોઢ હાથ ઊંચી થઈ પણ પડી ગઈ સહદેવને નિકુલ ને કે તમે મૂકો તો કે અમે જો સાચા મનથી વડીલ ભાઈઓની સેવા કરી હોય તો એ પુણ્ય કેરી પાછી મૂળ જગ્યાએ લાગી જાવ એક હાથ કેરી ઊંચી થઈ પડી ગઈ હવે દ્રૌપદી બીજા કહ્યું સતી હવે તમે મૂકો અને દ્રૌપદીએ સંકલ્પ કર્યો પાંચ પતિને પરણી છું પણ જો પતિવ્રત પતિવ્રતા ધર્મ બરાબર પાડ્યો હોય તો એ પોઈને પ્રતા કેરી મૂળ જગ્યાએ લાગી જાઓ સાડ સાડ સાડ કરતી કેરી ચોંટી ગઈ પણ જ્યાં હજી વિચારે ખુશી મનાવે ત્યાં ડાળ હલી કેરી નીચે પાંડવો નો તેમ થઈ ગયું કે ભાઈ આ તો હવે એની મેળા ખરી ગઈ છે એટલે હવે લઈ લેવામાં વાંધો નહીં દળીને રોડ ઉપર આવી છે લઈને પાછા આવ્યા પણ સતી મુંજાઈ ગયા આ આમ થાય કેમ ભગવાન કૃષ્ણ પાસે કેરી મૂકી ભગવાને સ્વીકારી ચાલો રસ્તામાં પડી ગઈ છે એટલે હવે કોઈનું નહીં જેનું કોઈ નહીં એના ભગવાન સ્વીકારી લીધું સતી દ્રૌપદી અકળાય કે પ્રભુ એક બાજુ ચાલો ને મારે વાત કરવી છે પછી એક બાજુ ગયા વાત કરી रड़वा माइ क्या आ केरी मार पतिव्रता धर्म प्रमाण चौंटी गई पर पी उखड़ी न जो आ तूटी के मू भारो भार दुख है मारा तो ते मन पाप करू पतिव्रता धर्म में पाप करू जो आ कथा समी है शरीर थी केवुं पाप लगे मन की लागे, लागे तमने पूफ पीस एट्ले ભગવાન કૃષ્ણએ કહ્યું કે દેવી તમે ભૂલ કરી છે એમાં એનો દોષ લાગ્યો તો કે ક્યારે કેમ દોષ લાગ્યો તો કે જ્યારે તમને દુશાસન વસ્ત્ર ખેંચતો હતો ને ત્યારે તમને એક ક્ષણ માટે સંકલ્પ થઈ ગયો છું કે પાંચ પાંચ આવા આવા પતિને હું વરી છતાંય મારી આ દશા છે એના કરતા કોઈ એકને વરી હોત ને તો મારી આ દશા ન થાત એક ક્ષણ માટે તમને આ સંકલ્પ થઈ ગયો એ પાપ લાગ્યો એટલે કેરી ખરી ગઈ ઓ કેટલો મનનો પાપ લાગે છે જુઓ એ જ વાત આ કથા ગણત જેવી નથી સહજાનંદ સ્વામી એ સારંગપુરના ચૌદમાં વચરા મતમાં પરમ સત્ય કહ્યું કે જેવું શરીર થી કર્મ લાગે છે પણ એ પાપ ઓછું એ ખાલી જીવને હિંમત દેવા માટે કહેવામાં આવે છે આમ સહજાનંદ સ્વામી સારંગપુરના ચૌદમાં વચરા મૃત માં કે છે ક્યાં જઈએ કયો આ કર્મ ફાંસલો કેમ તૂટે આમાંથી છૂટાય કર્યા ભોગવા જ પડે તમામી વાત કરો એક ઓબામાં ઓળખો છો હતો એક ઓછામાં પડ્યો મોટા લોચામાં ધડાકા કર્યા અમેરિકામાં પછી ભાગ્યો ગુફામાં બોમ્બ પડ્યા ગુફામાં મરતા બચો ઓછામાં પાકિસ્તાન ત્યાં આવતો રેજે અહીં તું મજામાં પણ ત્યાં આવ્યો ઓબામાં અકલ હતી ડોબામાં ગોતી લીધો ઓસામાં નાખી દીધો દરિયામાં મરી ગયો ઓછામાં રાજી થયો ઓબામાં બધાએ જોયું ટીવીમાં લાઈટ બિલ ચડ્યું નફામાં બાકી તમે છો તમે કેમ છો મજામાં ભાઈ એક મનુષ્ય જન્મમાં ઓહો આ આ અમુક અમુક આ બધા જે લાખો હજારો લોકો રીબાવી રીબાવીને ભૂખ્યા મારી નાખે શોષણ કરે મોટી મોટી કંપનીઓ વાળા આ બધા કઈ ખાવા પીવા રેવા ના દે એવા જે બધા દશા કરી મૂકે છે એ કેટલા જન્મે ક્યાં કેમ છૂટતા હશે વિચારો ભયંકર કર્મ નો હવે કર્મના પાસમાંથી છૂટવા માટે શાસ્ત્રી ઉપા શું કહેવામાં આવે બધા શાસ્ત્રોમાં વાત આવતી હોય એક અનાસક્ત ભાવે કર્મ કરો પેલી કર્મની આસક્તિ મૂકી દે કર્મની આસક્તિ કેમ જાય કર્મ કર્યા વગર રેવાયની કર્મની આસક્તિ કેમ જાય નિયતમ કર્મ કરું જેટલું પરમાત્માએ કર્તવ્ય રૂપે આપ્યું છે એટલું કર્મ કરવું એવી વૃત્તિથી જે કરતો હોય તો કર્મ છૂટી જાય બીજો ઉપાય અનાસક્ત કર્મ ફળમાં કર્મ આશક્તિ છૂટતી ના હોય તો કર્મ ફળમાં છોડી નાખો હવે લાભ ગેરલાભ વિચાર્યા વગર કોઈ કઈ કરે ફળની આશક્તિ તો રહે જ એટલે નફા નુકસાન વાત નજર આવે તો એવી કર્મશક્તિ ફળની છોડવી એ તો કઠણ છે તો ચાલો તદ અર્થે કર્મ કરો પરમાત્માની પ્રસન્નતા અર્થે કર્મ કરો ચાલો કર્મ નો બંધ છૂટી જાય પરમાત્મા બધી જ પ્રવૃત્તિ કરવી સહેલી નથી આપણે કહીએ છીએ ભગવાનને રાજી કરવા માટે પણ બહુ સાવચેત રહેવું પડે કારણ કે એમાં આપણે જીવનની સુખાકારી આ યશ માન પ્રતિષ્ઠાનો કંઈક લાભ ઉઠાવી લઈએ ત્યારે તદઅર્થે પરમાત્માની પ્રસન્નતા અર્થે કામ થતું નથી આપણો પણ કઈ હિસ્સો રાખી દઈએ છીએ સંપૂર્ણ પરમાત્માને અર્થે થાય ત્યારે એ કર્મના લોચામાંથી જૂટે એ તો કોઈક કોઈક એવો ગાંધી બાપુ જેવો અને કોઈક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા નીકળે કે જે પોતાનો કોઈ વિચાર ના કરે ને પરમાત્માને અર્થે જ કર્મ કરી જાય કોક નીકળે એનાથી આગળની વાત આત્મસત્તા કર્મ કરો હું દેહ નથી ઇન્દ્રિયો નથી આ બધા ગુણા હા ગુણે વર્તન દે એમ કરીને પછી કર્મ કરો અને અકર્તા ભાવથી તો તમને કોઈ કર્મ બંધ થાય નહીં એક થઈ શકે એવું છે આ ચાર કીધું એમાં એકય થઈ શકે આપણામાંથી કર્મશક્તિ જાય કર્મ આસક્તિ જાય પરમાત્માના અર્થે જ બધી પ્રવૃત્તિ થાય અને આત્મસત્તા રૂપે વર્તીને કર્મ થાય થાય એકે એક થાય એવું છે સેલામ સેલું પાછું શાસ્ત્રીય ઉપાય પ્રેમાનંદ સ્વામી અહીંયા લખ્યો લ્યો જેને ભજતા છૂટે કરે ભવ એટલે આ ભજન કરો બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આશ્રય કરો કર્મ બંધ તમારા છૂટી જાય આ મૂળજી ભગત ગુંદાસરા બોલ ખેતી કરતા હોય તો નહીતર શું કેવાય છે સો ચાસ પાડો ત્યારે એક ચાસ લોહીનો ભરાય નહીં એટલા જીવ મરે ત્યારે ખેતી પાકે પણ ભગત ભજન કરે ઓહો ડગલે ને પગલે એ ખેતરમાં પાણી વાળવાનું હોય સાંભળજો બહુ લગતો પ્રસંગ ને લગતી વાત કેવી સંગતિ પાણી ક્યારે મોટો હોય ભગત દોડી દોડી ત્યાં ના જાય પાછળ જોવા ક્યારે ભરાઈ ગયો નાકુવાળી અને બેસી જાય કરે શું વંદુ સહજાનંદૂ અનોપ સાર ને જે જે ભાઈ ભક્તો થયા છે ને એ એના જીવનમાં બંદુ હૈયામાં ચોઈટ્યા છે આટલું યાદ રાખજો ગોપાળાનંદ સ્વામીનો એક પ્રસંગ કીધો છે બીજો એક પ્રસંગ હું કહેવાનો છું અદ્ભુત ગોપાળાનંદ સ્વામીને જે વંદુ એને જે ગળે હતું ને ભાઈ ખંભારી રૂવાડા ઊભા થઈ જાય આ જેના ફૂટ્યા છે ને એના જ વંદુમાં કાંઈ નથી દેખાતું વંદુ એટલે શું એમ એક પ્રસંગ કીધો છે ને આપણે આગળ ગોપાળાનંદ સ્વામી વંધુના પાઠથી મહાદેવની પ્રતિષ્ઠા કરી વડોદરા ધ્રુજી ગયો મહાદેવ હાથ મૂક્યા માથે ગોપાળાનંદ સ્વામી વંધુ ના એવો જ હજી બીજો પ્રસંગ પછી આવશે આજે નહીં કહું એ મૂળજી વગર વંધુ બોલતા હોય આમ જ પાણી વાળ્યા રાખ્યા હવે વિચાર કરો કેટલા વંધુના પાઠ થતા છે અને એમ કરતા કરતા જો ભક્તિ પૂજા થઈ ગઈ અમથું લખે છે ને આ પ્રેમાનંદ સ્વામી જેને ભજતા છૂટે ભન કરે ભૌ પાર નેરે લો એ મરચીના કેરામાં ભગત ગોળે છે અને ખડને નીંદે છે કાઢે છે જૂઠા ખડને એમાં કાંઈક પાછળ ખખડાટ થયો અને ભગત તો ભજન કરે છે ને વંદુ બોલે છે હે કાંઈ ખખડાટ થયો ને પાછળ જોયું સહજાનંદ સ્વામી આ લે આવે ઓહો મરચીના કેરાની પાછળથી મૂળજી ભગત એકદમ ઉભા થઈને દંડવા મીડા કરો અરે મહારાજ અરે મહારાજ હો મારા તો એક મોટું ઢેફું હતું એના ઉપર આમ બે ગયા ટેફા ઉપર કેરાનો પાળો એના ઉપર બેઠા મહારાજા ભગત તો આમ સામે બે ગયા અરે મહારાજ બહુ દયા કરી મહારાજ કે ભગત તમે ભજન કરતા હતા આ તમે બંદુ બોલતા હતા મારાથી શેર રહેવાય હું દોડીને આવ્યો ઓહોહો દોડીને આવ્યો હે મહારાજ મારે તમે શું પૂજા કરવી અહીંયા મારી પાસે કાંઈ નહીં અરે બસ પૂજા શું દર્શન માથે મુક્યા ભગવાન મહારાજ શ્રીજી મહારાજ મંદ મંદ હશે આવી પૂજા બ્રહ્માંડમાં એક પેલી વાર થઈ મરચીના ડી મરચીના ડીટ પૂજા અક્ષરાધિપતિ પૂજા અને મહારાજ પછી અદ્રશ્ય થઈ ગયા બોલો કર્મ બંધ તૂટી ગયા કરે ભૌ પાર ને ભગત તો પાર થઈ જાય પણ એનો એક બળદ હતો ભગત પોતે પથારીએ અને એનો બળદ થોડો વ્રદ માંદો પડી ગયો ભગતને રાતે થઈ ગયું કે આ બિચારા એણે દશાંશ વિશાંતમાં મારા સાધુની સેવામાં ખેતી કરી કરી મહારાજની સંતોની આ શાસ્ત્રીજી મહારાજ બધા સંતો છોરુડાઓની સત્સંગની સેવા કરી આ આ બળદે બિચારો કંઈ સામાન્ય છે ભગત પોતે ધીમે ધીમે અશક્ત શરીરે ત્યાં ગઈ ફરજામાં જઈ બળદ પાસે કોથળો પાછળ બેઠા ઔમ સ્વામિનારાયણ નમઃ ઓમ સ્વામિ નારાયણ નમઃ ઓમ સ્વામિનારાયણ નમઃ વંદુ સહજાનંદ હરૂપ અનુપ નેરેલો મારા બાપલિયા એમાં અજુવાળા થયા સહજાનંદ સ્વામી આવ્યા ભગત શું ઈચ્છા છે મહારાજા રિભાય છે લઈ જાઓ બળદ ને તેડી મહારાજ લો અને ભજતા છેલ્લામાં છેલ્લો સરળ ઉપાય છે પણ આપણે ફરી ફરીને કહ્યું ને કે મંત્રલેખન થતું હોય ધૂન થતી હોય આવવાની આપણી ગરજ ની વાત છે કરવું જોઈએ નિષ્ફળાનંદ સામીએ ભક્ત ચિંતામણીમાં ભગાભાઈની વાત લખીશ વિચારતા કરી મૂકી આવ્યો સુરતનો ભગો ભગુભાઈ કહેવાય ભગુભાઈને કામ જો ઝઘડાની છે ને વહીવટી કરવાની પણ વકીલનું માથું ભાંગે શું કરે ખબર વકીલ તો એક પક્ષેથી જ ફી લે આ ભગાભાઈ બે પાસેથી પૈસા પડાવે ક્યાંય પણ ઝઘડો થાય ને એટલે ભગાને ખબર પડી જાય એ જેનો ધંધો દેખાવે એવો અડધા ઝઘડા તેને આવે ત્યાં છૂટી જાય પણ ફી લઈ લે પૂરી એટલે જે ઝઘડો થયો ભાઈ શું છે હાથમાં રાખે મોટો લાકડો દંડો પછાડે શું છે અરે ભાઈ આમ છે ને આમ હલવાના છે લાવ રૂપિયા હમણાં પતાવી દો બધું હરકું થઈ જાય એની પાછળ પચાસ રૂપિયા લઈ લે ઓયલા પાસે જાય શું છે ભાઈ એ કોઈને ધમકાવે કોઈ આમ કરે લાવ રૂપિયા તારું હરકું કરી દેસ બે જણા ફી લઈ ભલો રસ્તો કાઢી એકબીજાને નારાજ કરે એકબીજા ને ઓલ કરે એમ કરી ગમે તે સમાધાન કરીને પૂરું કરતાવી દે કામ પતાવી દે હા ક્યારેક ન પતે તો થોડું વધારે સળગાવે નારાજજી નીકળી જાય પછી એક જણો કંટાળે એટલે પછી કે ભગા ભાઈ રૂપિયા વધારે દઈ પણ કઈક કરો ભાઈ સાહેબ ભગોભાઈ પતાવી દો લાય લાય પચાસ રૂપિયા હવે કમાણી કરી આ કમાણી સારી કમાણી કોણ કે હવે એમાં ભગાભાઈ સત્સંગી થયા એટલે ગામના બધા વાત કરે કાતો બિલાડી સૌ ઉંદર મારી બેઠી રાખે એવા કામ કર્યા છે નારાયણ સ્વામી નારાયણ કરે આ તો જમપુરીમાં નહીં અંઘરે અને ભગવાઈ ક્યા ખબરદાર મારો સ્વામી હા પણ લોક બધા સ્વર્ગ મનોરંજન ને સંગીત ને મેફિલ ને એ બધું જમઝમાટ જાડે બાજે મોડી પાયલા છ એવું બધું થતું હોય અને નરક વાળા બધા શેકાય ને તકલીફ માં બધા એક દિવસ આ બધું આગુ લાગતા હોય તો નજીક રાખે છે આપણે બાળવા માટે કોણે મારી મજબૂત સ્વર્ગ વાળા જોઈ ગયા એ ક્યાં જોવો એટલે જોવામાં તમારા બાપનું શું જાય છે ના ભાઈ આ જાઓ નાઈ નાઈ નાઈ ડખો થઈ જાય કેસ માંડીશું તમારા ઉપર તો કે માંડો માંડો વકીલો બધા અમારી તરફ જ છે હવે જ્યાં સ્વર્ગમાં જવાનું ના થતું હોય વાત નિષ્ફળ કેવાનો અંત આવ્યો મારી નહીં જોયે વાલો કરણી એમાં રથ દેખાય હાથી જોડેલા રથ લઈને સહજાનંદ આવ્યા ચોરા ચૌટા વાળા ને દર્શન તો સહજાનંદ ન દેખાય પણ રથ દેખાય દિવ્ય અને આવ્યા ભગા પાસે આવ્યા ભગા એ બધાને જય સ્વામી નારાયણ મહારાજ મને તમારો ભરોસો હતો તમે કઈ નું કાંઈ થાય છે મહારાજ કે ભગા ભાઈ હાલો એ બધું અમે માફ કર્યું છે ચાલો ઓહો ભગાભાઈ ને વિમાન માં લીધા પણ મજાની વાત નિષ્ફળા ને સામે એ લખી સ્વામી નઈ રથ ને હું જોયું હોય કે ઘોડા અહીંયા નિષ્ફળાનશન શું લખે રથ ને હાથી જોડ્યા તો આનો અર્થ મને બે સુજા એક નિષ્ફળ કેવા માગે છે કે ત્યારે તો એને ઘોડા જોડેલો રથ નહી હાથી જોડેલા રથ લાવીને વિશેષ સન્માન આપું છું કારણ પ્રોડિગલ સન છે ભટકેલો મારી પાસે આવ્યો ન આવે એવો મારી પાસે આવ્યો સારા તો બધા આવી જાય છે માટે ચાલુ રાખે ને તો શાસ્ત્ર એમ કે છે પાછા ઉભા થાય ને ડબલ થાય એને કબડ્ડી એવું છે મહારાજ એવું કેવા માંગે છે કે ભલે કર્યા કર્મો પણ ભાઈ તમારા પાપ ઉપડે નહીં એવા હોય ને તો ઘોડા નહીં હાથી જોડીને પણ હું તમને ઢવળીને લઈ જાય મારો પ્રતાપ છે આશ્રય થાય છે ભાઈ આશ્રય જેને ભજતા છૂટે ફરે ભવ હજી સાંભળજો આ વાલિયા લૂંટારી કથા સાંભળી છે ને વાલીયા રામ રામ એટલે પછી છોડીને પછી રામ રામ ભજન કર્યું કેટલું કર્યું રાફડા થઈ ગયા ત્યારે પછી ઋષિ થયા ના આ બીજી આપણે એનું અવમૂલ્યન નથી કરતા પણ જાણવા જેવી તો એકસો ને એક ટકાની વાત એમાં તમે મને કંઈ ના કહી શકો સભા છૂટી નહીં કાંઈ તમે એમ ના કહી શકો તમે આ ખોટું કર્યું છે ના હા ભલે હું વાત એ કરું હા એ વાલીયા લુટારા એ મૂકી દીધું પછી કેટલું રામ રામ જપ કર્યું રાફડો થઈ ગયો ત્યાં સુધી પછી ઋષિ થયા કર્મનો ક્ષય થયો અને બધું બ્રહ્મભાવ દેદીપ્યમાન થયો આ હકીકત છે ભાગવતના ષષ્ટમ સ્કંદમાં અજામિલની કથા આવે છે કે નારાયણ બોલ્યા અને એમના પાછી છૂટી ગયા પછી તરત નથી મોક્ષ થયો બાર વર્ષ ગંગાને કિનારે રહ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે નારાયણ એમ જપ કરતા કરતા ગંગાનું જળપીન કઠોર તપસ્યા કરી ત્યારે અજામિલનો ઉદ્ધાર થયો આ હકીકત છે એવા એના પાઈ કેટલા માણસો ને માર્યા કેટલા ને લૂટ્યા અનાથ કર્યા કેટલી વિધવાઓ કરી કેટલા આંસુડ ઢગલા ભરાય એવા જોબને કર્મ કર્યા અને એ જોગલ પાછું જોબન પાછો સારા ભાવથી નહીં ઘોડા ચોરવા માટે સહજાનંદ સ્વામીએ કહ્યું ત્રણ રાત્યારે પણ પગમાં પડી તું તું કર્યું જોબંધ મન બતાવ ન મનમાં ગયો ન એને કઈ તપ કર્યો ન દાઢીમચુંડાવી જે કરતા એ ખેતીના ધંધા કરતા રહ્યા અને આજ આપણે જોબદનું નામ લઈએ તો આપણા પાપ બળી જાય ક્યાંય ક્યાંય એના કર્મો કેવો ભક્ત નહીં વાલ્મિકીની જેમ કાંઈ કરવાનું નહીં પેલા અજામિલની જાય કાંઈ કરવાનું વિચારો નથી સ્વામી સાચી વાત એવા જો બંધ થયો પાછો કેવા પ્રેમી એ મહારાજ જેલે છે એની ચરણ લઈ લીધી લીધી રોજ જમે ત્યારે ચપટી ધૂળ મહારાજના ચરણને નાખીને ભોજન જમે ખીચડી કઢી જે કહે તે અને એમાં એક દિવસ એમના દીકરીએ કીધું કે બાપા રજ ખૂટી ગઈ છે એમ દીકરી આ રજ નથી ખૂટી મારી આયુષ્ય ખૂટી ગઈ છે આવો ક્યાંય કેમ રજ ખૂટી ગઈ મહારાજ ને ચરણ નહી તો હવે મારો વાલો આવશે જેને ભજતા છૂટે ફંદ કરે ભાવ પાર નેરે લો એનાથી હજી તમને મીઠી વાત કરું પછી પૂરું કરીશ ઓહો હો તમે કોઈને કહેતા નહીં તો કહો આ જો અમે બધા સાધુઓ છીએ અમે જે રીતે રહીએ છીએ જે અમે જમીએ છીએ બે ટાઈમ અમે કંઈ ભભૂતિ ચોળતા નથી કપડાં વ્યવસ્થિત પહેરીએ છીએ જમવામાં તો તમે જાણો છો અમારે શું હોય બંગલા સરસ છે શિયાળામાં ગરમ પાણી નાયે છે ટાઈટ વાય તો દાબળી પણ સરસ મજાની તમે લાવી દો છીએ ઓઢાડીએ ઓઢીએ છીએ કાયડે ઠરતા નથી ભૂખે મરતા નથી સહજાનો છે ભજન કરીએ છીએ આમાંથી એક ધામમાં જાય ઉદ્ધાર થાય એવું તમને લાગે છે આપણે જે રીતે રહીએ છીએ આમાં આપણે એક ઉદ્ધાર થાય એમ નથી મને ખબર હતી હરિભક્તો બહુ રાજી થાય એમ સ્વામીનારાયણ જે સાધુ સંતો નિવાસ ભોજન અન્ન પાણી પરોક્ષો અને સનાતની રખડ્યું છે આવું કેમ જોતા તમને લાગે જ નહીં આમાં કોઈ ઉદ્ધાર થાય ગાડીઓમાં ફરીએ પ્લેન ફરીએ કોક ઈર્ષા કરીને બળી મરી જાય એવી ગાડીઓ ફરીએ આપણે એમ નું પડશે કેતા કોઈને ખબર નથી એવી વાત કહીશ ગુણાતીતાનંદ સ્વામી ને શિવલાલ ચાલ્યા જતા હજી ઓલી વાત શરૂ નથી એ તો બાકી છે ગુણાતીતાનંદ શિવલાલ સાહેબ હતા ચારે બાજુ અગ્નિ ની જ્વાળાઓ સ્વામી કે શિવ હાડકાં થઈને તો એને અક્ષરાધીશ તેડા નથી સહજાનંદ સ્વામી તેડા નથી પણ તું દૂધ ચોખા જમે હિંડોળા ખાટે ઝુલે રેશમી વસ્ત્ર પહેરે પણ તને અક્ષરાધીશ સહજાનંદ સ્વામી તેડા છે કેમ રોકડું તમને ખાવ કેમ થાય આ નારાયણ ભગત ધામમાં ગયા જોયા છે ને બધા અમારી જેમ જ ગાડીઓ ફરતા ગાડી હાંકતા રીંગણાનું શાક સરસ મજાનું બનાવી સંતોને જમાડતા પોતે જમતા એ ધાબળીયું શિયાળીયા ગરમ પાણી નાતા આપણી જેમ જ રહેતા પણ મારી બાંધેલી મર્યાદામાં ભલે ને બંગલા મર્યું મારી આજ્ઞા મારી ઉપાસના મારા સત્સંગની સેવા અને મારા નામોનું ભજન રોકડું કલ્યાણ કેવું નૌકામાં બેસીને ભાવસાગર તરી જાવ દરિયો તરી જાવ એવું હા નારાયણ ભગત આપણી જેમ જ આ સંતોની સાથે સ્વામીજી આ કોઈ આપણે એને ખબર આપી ભગત ધામ માં ગયા એ પેલા શ્રીજી મહારાજ એને દર્શન કીધું હું ભગત તેડી ગયો છું આપણે ખબર નથી કરી ક્યાંય ભગત ને ખબર મહારાજે દર્શન દઈને કીધું હું નારાયણ ભગતને તેડી ગયો છું આટલી વાત નથી ભગત સાંભળો આજે અમે ભગત ને તેડી મહારાજ સાડા ચાર વાગે તેડી ગયા છે ખબર પોળા પાંચે પડી છે એ મહારાજે જે ભગતને વાત કરી કે હું ભગતને તેડી ગયો પછી મેં મારા વિમાનમાં નારાયણ ભગતને બેસાડ્યા બાજુમાં હું બેઠો વિમાન ઊંચું લઈ અને ભગતની ઈચ્છા મારે સંતોના દર્શન કરવા છે જે સામે નારાયણ કરવા છે હા એટલે મારા સીધું વિમાન એને કોઈ આવરણ નડે નહીં જોગી સ્વામીના રૂમમાં વિમાન લેવા મહારાજ ભગતના કાંઠો પકડીને બેઠે છે મહારાજ બાજુમાં બેઠે છે જોગી સ્વામીયા છે ભગતે જય સ્વામી નારાયણ જોગી સ્વામી જય સ્વામી નારાયણ વિમાનને પાછું ભગતનો જે આપ તમે બાણો છો કે દિવ્ય ભાવ વિહારી સ્વામી હતા જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ ત્યાંથી સીધું વિમાન લઈને હું સૂતો હતો મારા રૂમમાં મહારાજ નારાયણ ભગતને લઈને આવ્યા આ બધા સંતો તો શિબિરમાં હતા બધા સંતો શિબિરમાં હતા અહીંયા નહોતા અમે બે ત્રણ ચાર જણા હતા એ હું તો જ સૂતો હતો મને કાંઈ ખબર નથી આમાં એ વિમાન લઈને મારા રૂમમાં આવ્યા મને મારું ઠેકાણું સાંભળે હું લાંબો થઈને સૂતોથી આ બાજુ છે મહારાજ વિમાન રાખ્યું જય સાનિ નારાયણ હરી સ્વરૂપ સાનિ જય સાની મહારાજ જોતા છે ને જ્યાંથી વિમાન લઈ અમારા નાના અક્ષર સ્વામી નીચે સુતા હતા ત્યાં મહારાજ વિમાન લઈ ગયા જય સ્વામી નારાયણ સ્વામી સાધુ રામ જય સ્વામી નારાયણ બધાને જય સામી નાય કરાવ્યા પછી મહારાજ ક્યાં ક્યાં જાણો છો સીધું વિમાન મહારાજ ઋષિકેશ લીધું સ્વામીજી અને જેટલા જેટલા સંતો કોઈ નાતા હતા કોઈ પૂજા કરતા હતા કોઈ સુતા હતા એક એકની પાસે જઈને નારાયણ ભગતને મહારાજે જય સામીદાન કર્યા નારાયણ ભગાતે બધાને જે સામી નારાયણ કર્યા અને એ રીતે બધાને જે સામી નારાયણ કરાવી ત્યાંથી સીધું વિમાન પાછું મહારાજ મેમનગર ગુરુકુલ લાવ્યા એમના રૂમમાં પાછું લાવ્યા હવે તમે જે તાળો તરત મને તાળો મળી જ ગયો હતો આ ભગતે વાત કરી એટલે મને તરત થઈ ગયું હતું એ આજે તમે ગોવિંદ પૂછ્યો ને એટલે તાળો મળી જશે એટલે સીધું વિમાન મહારાજ પાછું એટલા માટે લાવ્યા કે ગોવિંદ સુતા હતા એટલે ત્યાં લાવીને ગોવિંદ સ્વામી પૂછતા હતા એટલે આટલું વિમાન ઊંચું કાંઠો પકડેલો મારા બાજુમાં નારાયણ ભગત બોલ્યા ગોવિંદ નારાયણ એમ કીધું આને મને તરત કીધેલું મને કઈક સૂચવું ખબર નથી પણ એકદમ હું જાગ્યો અને દોડી નારાયણ ભાગત પાસે ઉછળીને પીડ્યો કે ભગત વૈયા ગયા છે જ્યાં જોયું તો ભગત વૈયા ગયા છે અને મહારાજે આમને જગાડ્યા ભગત ધામ માં જ્ઞાન એવું મને કઈ શું થયું મને કઈ સૂચતું નથી પણ થયું તું કઈ અને મારા સીધું વિમાન લઈને જતા રહ્યા બોલો લાગે છે ઉદ્ધાર નો થાય પણ રોકડા ઉદ્ધાર છે બોલો કોનો પ્રતાપ જે એક જ નાનકડી વાત કરીને પૂરું કરી દો જૉો ભરવાડ દાદા દરબારમાં મોટી ગોળી જે અત્યારે છે ને એમાં ગોરસ નાખી અને વલોણું કરતો સાંભળજો એ વલણું કરે એમાં હજી નાખી રહ્યો ગોરસ અને માથે એનો ડેરો એટલે ગોળીને આમ ઢાંકેને એમ પકડાઈ રહી એટલે વચ્ચેનો દંડો સ્થિર રહે એટલે પડખેની સાઈડમાં જે લાકડા ભરાવે ને ઢાંકણા જેવા ગોળીને એને ડેર કહેવામાં આવે એટલે ગોરસ નાખ્યું ડેરને ફિટ કર્યો ત્યાં શ્રીજી મહારાજ સજાનંદ સ્વામી હાથમાં નાનકડી છડી મોજડી પહેરેરી અને ત્યાં આવ્યા જોતા શું કરે તો કે બસ મહારાજ મારે વલણું કરવું છે અને તૈયારી કરે છે મહારાજ કાલે આજ તો હું કરાવવા લાગુ એટલે મહારાજ ને એક ટેબલ જેવું કઈ દીધું અને મહારાજ સામે એક ખબર ના પડે ને ત્યાં અંગુઠા થી ઓલું ઢાકણા આમ કર નાખે ઓલું ઢાકણું ઉછળી જાય અને ડેર થઈ જાય છટકી જાય એટલે ગોળી માં પછી વલણ ના થાય એટલે જોધો કે આવો થો નહીં કર્યો વળી પાછું ખબર ન પડે ને એમ અંગો નાખે ઢાકણું ડેર પાછો ટ્રાહો પડી જાય વલો વલો ડર થઈ જાય વળી પાછું હરખું કર્યું પણ એને શંકા પડી ગઈ કે મહારાજ તો નહીં કરતા હોય ને મારો ડેર ફીટ કરેલો કોઈ ઉખેડી શકે નહી એમાં એને નજર રાખી એમ ભલો બે ચાર મારા અંગૂઠો ઊંચો નાખ્યો જો બન કે હવે જો પગ અડાડ્યો છે ને જોતો કે ટાંટયો ચાલી ને ફળિયામ નાખીશું વાત છે વાળું એ ભરવાડ સામાન્ય અક્ષરધીશ કે જો હવે ડેર ખેડો છે તો ટાંટયો ચાલી ને ફળીયામ કરીશ મેં કીધું એ દોડ્યો એ મારા બાપર ગયા મારી ભૂલ થઈ ગઈ એ હું મારું મનમાં માફ કરો પણ તમે બેઠા હોય અમે વલણું કરતા હોય મને આવો લાભ ક્યાંથી મળે મારે કે નહીં ત્યાં શું કીધું ટાટીઓ જ ઘાકું મને મારા પ્રમાણે હું કરી જ રાખતો વલણો બાકી છે હજી તો બે હડકા માર્યા છે અડધો કલાક મચશ્યું ત્યારે વલોણો થશે મહારાજ કે તારે વલોણ કરવાનું શું હોય માખણ કાઢવાનું હોય ને હા તો જો ખોલીને જ્યાં ખોલીને જોયું ત્યાં તો બે ત્રણ હડકામાં માખણમાં પીંડો ઉપર મહારાજા થાય નહીં રોજ અર્ધો કલાક કરી અમારો શું મહિમા જોધા એમ આ સંસારના કર્મ બંધ બંધ હોય આપડી મહેનત ને સાધનાથી કરવા જઈએ તો પાર ના આવે પણ સહજાનંદ સ્વામી ના પ્રતાપે જેને ભજતા છોટે કરે ભાવા કાર હજી ત્રીજો ફાંસલો એ કાળનો ફાંસલો છે પણ એ આજે નહીં આવતા શુક્રવારે સજાનંદ સ્વામી મહારાજ